જય સચિદાનંદ જય સચિદાનંદ namo vari hantaanam namo vari hantaanam namo siddhanam namo si બે a uh -huh. सत जंकना ક્ષણ ક્રાંતિ શાંતિ નું લક્ષણ સર્વજ્ઞ બાયમાં સર્વ વાયમાં જગ કલ્યાણ સ્થિર આંદોલન દણ દીટ તપમા દીઠ તપમાન બં તરી ચુપ છે હમણા ધનવંતરી ચુપ છેથી રોગીને સત ઝંક ના રોગી ને સત ઝંખના દુપ્ત વિચરણા દી ગુપ્ત વિચરણા કોઈ સમજી શકે નહી હમણાં કોઈ સમજી શકે તરી ચુપ છે ધનવતરી ચુપ છે સત જંતિ રોગીને સત જંગ जय सच्चिदान जय सच्चिदान व्यक्त चेतन स्वरूप जेना केवल ज्ञान प्रकाश में आखू ब्रह्मांड प्रकाशेमनी हाजरी अपना बधा कल्याण निमित्त है એવા સિમંદર સ્વામીના સૂચરણોમાં ભાવવંદના કરી અને આપણે શરૂઆત કરીએ હે દાદા ભગવાન હે દાદા ભગવાન હે પ્રગટ જ્ઞાની પુરુષ કનો દાદાજી નિરંતરજર રહેજો હાજર રહેજો આપનું અખંડ નિધિ ધ્યાસન આપનું અખંડ નિધિ આપનું અખંડ સાનિધ્ય આપનું અખંડ સાનિધ્ય અમને નિરંતર વર્તો અમને નિરંતર હે દાદા ભગવાન હે દાદા ભગવાન સત્સંગ સ્વાધ્યાય કરાવો સત્સંગ સ્વાધ્યાય કરાવો મન વાણી કાયા ની મન વાણી કાયા ની રિલેટિવ વ્યવહાર ધારા માં રિલેટિવ વ્યવહાર ધારામાં સ્વ શુદ્ધ સ્વભાવની સ્વભાવ નિશ્ચય અમને પણ મનવાણી કાયા ના સર્વ પરિણામોમાં અમારા શુદ્ધ અને પ્રબળ પુરુષાર્થ આપો અને પ્રબળ પુરુષાર્થ હું મન વચન કાયા થી હું મન વચન કાયા થી ત્મા છું શુદ્ધ ભગવાન હું અનંત જ્ઞાન વાળું છું અનંત દર્શન વાળો છું અનંત શક્તિ વાળો છું બધા જ મહાત્માઓને દાદાજીએ આપેલું અદ્ભુત જે વિજ્ઞાન કાર્યકારી છે અંદર આપણને નિરંતર અનુભવમાં આવે છે પણ દાદા કહે છે ને કે કામ કાઢી લો તો કે કે આ વિજ્ઞાન મળ્યા પછી દાદા એવું કહ્યું આપણને કે અમારી પાંચ આજ્ઞા તમને મહાવીરના જેવી દશામાં રાખે એવી છે એવું દાદાનું એક વાક્ય છે હવે હું અંદર તપાસ કરું છું તો હજી તો મહાવીરની દશા તો શું મહાવીર યાદે નથી રહેતા કોઈ કોકવાર ભૂલાઈ જાય છે પણ બધું અંદર ઊભું થાય છે એટલે કે છે કે પ્રયોગમાં આટલું જ છે કે અંદર ઊભા થતાં રિલેટિવના પરિણામો એ સ્થૂળ હોય કે સૂક્ષ્મ ખાસ કરીને સૂક્ષ્મ પરિણામો અંતસ્કરણના ત્યાં આગળ હું ચેતન સ્વભાવે કરીને જુદો જ છું નોખો જ છું અસંગત છું કે નિર્લેપ છું એવું જેટલું જેટલું મને અનુભવમાં આવે પહેલું તો પ્રતીથી જાગૃતિ ઊભી થાય જાગૃતિ ઊભી થાય એટલે ભેદથી છૂટું પડી જાય અને તો મને મારો અનુભવ રહે એટલે દાદાએ સ્પષ્ટ કહ્યું કે વ્યવહાર નડતો નથી પણ વ્યવહાર એટલું જ કહે છે કે શુદ્ધની ગોઠવણી કરીને રહો અંદર એટલે અંદર હું શુદ્ધાત્મા છું એ સ્વભાવે કરીને રહું અને બહાર જેટલું જોવા એટલું રિલેટિવિયલ શુદ્ધાત્મા જોઉં પછી બધા જ મહાત્માઓ કહે છે પણ વ્યવહારનો ભીડો આવો છે તેવો છે આમાં આવી જાય છે ત્યારે યાદ રહેતું નથી વાત સાચી પણ ભીડો બહાર છે કે અંદર છે તો કે બહાર બહાર લાગે છે પણ ખરેખર અંદર છે એટલે એક જગ્યાએ નવા ભય જોડે માર્મિક વાત થતી હતી તો કે બહુ સ્પીડી હોય ઘણું હોય કામ આમ છે તેમ છે મેં કોઈ આ જેટ વિમાન સાડી નવસો નવસો ઝડપે ઉડે છે ત્યારે એનો પાઇલટ એટલી જ ઝડપથી દોડતો હશે નહીં અંદર તો કે ના એ તો શાંતિથી પોતાની ખુરશીમાં એકદમ રિલેક્સ બેઠો હોય છે બસ આટલી જ વાત છે તો કે બધું જ હોય એટલે અંતસ્કરણ ફાઇલ એક વ્યવહાર એના કરનારા સાથે છે જો હું એને ફાઇલ એકને એમ કહું કે ભાઈ ધીમેથી ઉતાવળ કરજે કે એની જોડે વાત કરું એટલે તરત છૂટું પડી જશે અંતસ્કરણથી જેને છૂટા પડતા આવડી ગયું ચેતન સ્વભાવમાં આવતા આવડી ગયું જેટલે આવશે વધતું જાય છે અને પછી એ ફાઇલ આપણે જોનારાને જાણનારા છીએ એટલે બહાર તો સેકન્ડરી છે અંદરના જે જોનારા જાણનારા છીએ તો આપોઆપ અંતસ્કરણ બધું સમ થતું જશે કેટલીક પણ ફાઇલો હશે પણ ફાઇલોનો બોજો બહાર નથી અંદર કેટલો લાગે છે એટલું જ જોવાનું છે એ મનને બોજો લાગે છે બહાર બોજો છે નહીં એટલે મનને દાદા કહે છે કેટલું કોમ્પરેશન થયું કેટલું ટેન્સ થયું કેટલું ફ્લેક્સિબલ થયું બધા ઉદય પરિણામને હું જોનારો જાણનારો માત્ર છું અને જરૂર પડે તારે દાદાની યાગ કરી લઉં તો પછી દાદા એટલું જ કહે છે કે આ વ્યવહાર ભાર સ્વરૂપ રહેવો જોઈએ નહીં હસતો રમતો જાય કેવું થાય તો આપણે સમજું કે આ જ્ઞાન પરિણમી રહ્યું છે અને પછી આપણે જઈએ ત્યારે કોઈક ના ગૂંચવાયેલું હોય તો એ હસ્તું થઈ જાય એટલે કે આનંદમાં આવી જાય કે હળવું થઈ જાય તો આપણે મહાત્માઓ પ્રયોગમાં આપણે આ રીતે આગળ ચાલીએ કે આ અંતસ્કરણને ત્યાં દાદા એવું કહ્યું હતું કે ભાઈ પ્રકૃતિને ઓળખજો પ્રકૃતિને ઓળખવી એટલે મારે તો શૈલેષને ઓળખવાનો છે કે આખા દિવસમાં એના કયા સ્વભાવ પરિણામમાં મારો ઉપયોગ અટકી જાય છે સ્વભાવ એટલે ચીકાશવાળું એવું કહ્યું દાદાજીએ કીધું બધે હોતી નથી પણ પ્રકૃતિનો સ્વભાવ કઈ જગ્યાએ એવો છે વાળો કે જ્યાં મારા શુદ્ધાત્મા પરિણામ સેજ અટકી જાય છે એ જોવાશે એટલે તરત છૂટું પડી જશે કારણ કે ગલન થતો ભાગ છે તો આવી રીતે આપણે આ ફાઇલ એક રિલેટિવ અને રિયલ હું શુદ્ધાત્મા અંદર ગોઠવણી હશે તો બહાર આપોઆપ રહેશે રિલેટિવ રિયલ શુદ્ધાત્મા થોડું પણ જોઈ લેવાશે તો પછી ચાલતો વ્યવહાર રિલેટિવ અને રિયલ ધારા બંને નોખી રહ્યા કરે જય સચ્ચિદાન યોગેશન કસી તો નાની નાની આપણે સ્વ થોડીક વાતો કરીએ દાદા દાદા ભગવાન ના હસીમ જય જય કાર હો દાદા ભગવાનના હસીમ જય જય કાર હો દાદા ભગવાનના હસીમ જય જય કાર ભગવાનના અસીમ જય જય કાર હે દાશ્રી પરમ કૃપાળુ હે દાશ્રી પર group on another ngày a week your secret ном ASHCAPHR 만 whoa and we're done today a week no pouroh we're coming कृपाळू हे दादा श्री परम कृपालू दा दा भगवान ना અસીમ જય જય કાર હો ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જય કાર હો ભગવાનના અસીમ જય જય કાર હોુદ્ધ ओ स्वच्छ आसन अंतरी आशुद्ध आ स्वच्छ आसन अंतरी प्रिय पग पाड़ो पावन प्रिय पग पाड़ो बस म करी दियो कर्म करमे बस म करी दियो कर्म करमे बस म करी दियो कर्म करमे बस म करी करुणा श्रावण वरसो करुणा श्रावण आप जछो प्रावि જય જય કારવાન અસીમ જય જય કાર અસીમ જય જય બ્રહ્મ ઉખડતા નથી ગાઢા આવરણ હવે આપણે મહાત્માઓ જોઈએ તો કૃપાથી ઘણા દાદાએ કાઢી આપ્યા છે અને નીકળી પણ રહ્યા છે પણ દાદા ભગવાન એટલે કે જ્ઞાની પુરુષ તો કે કોઈ પણ વ્યવહારમાં એ પણ છે પણ એમનો આત્મા ઉઘાડો અનુભવાય છે એવું કહ્યું હવે આપણે બધાને અનુભવ છે અને આપણો મનવાણી કાયાનો અને એને સંલગ્ન ઉકલતો વ્યવહાર તો આપણને શું થાય છે આવરણવાળી વાતની વાત કરીએ છે તો કે અહીંયા મારે જાગૃતિ મૂકવાની છે એટલું મહાત્માને ખ્યાલ આવે છે કે હું શુદ્ધાત્મા ચૂકી ગયો શુદ્ધ આત્મા જોવાનું ચૂકી ગયો પણ દિવસના બે ચાર પ્રસંગ આપણે જોઈએ વિજ્ઞાનથી કે આમાં મને વિજ્ઞાન વર્ત્યું કે પ્રકૃતિ વર્તી તો મોટાભાગે પ્રકૃતિ વર્તી હોય એવું જરૂર નથી કે વિષંભાવ થાય કે માથાકૂટ થાય પણ વ્યવહાર પ્રકૃતિથી થયો છે એમાં વિજ્ઞાન દ્રષ્ટિ એટલે કે આત્મા ઉઘાડો થયો છે કે કેમ એટલે કે હું શુદ્ધ આત્મા છું સામે રિલેટિવરિયલ શુદ્ધ આત્મા છે બંનેનું આ વ્યવસ્થિત જ ઉકલી રહ્યું છે અને ફાઇલોનો સંભાવથી નિકાલ તો કે આ જાગૃતિ અંદર અને બહાર હશે ઘણો ખરો વખત તો મને યાદ હવે આવતું નથી કે આ ફાઇલ છે સંભાવથી નિકાલ કરવાનો જે ચાલ્યા કરે છે કે શું કહે છે એટલે આ ફાઇલ છે એવું કંઈ મૂકવું પડતું એટલે મૂકવું ને યાદ આવતું નથી કે છે યાદ આવે તો એ બધા પરિણામો એની મેળે ગોઠવાય તો કે એ વ્યવહારમાં આત્માનો અનુભવ ઉઘાડો થશે અથવા તો પછી વ્યવહારમાં જ આપણે તન્મયપણે હોઈશું તો કે આ એક મારે જોવાની જરૂર છે કે દિવસના પાંચ પ્રસંગ પણ હું જોઉં કે એમાં પ્રકૃતિથી ચલાયું છે કે પ્રકૃતિ ભલે ચાલી પણ હું શુદ્ધાત્મા જાગૃતિ સહી તરસ તો આત્મા ઉઘાડો થતો જાય તો ધીમે ધીમે કે છે દાદા જેવી આપણી દશા આગળ આપણે પૂર્ણાહુતિમાં જઈએ અને બીજી વાત મહાત્માને ખૂબ સુંદર પરિણામ આવી જ રહ્યા છે દાદા જ્ઞાની પુરુષ કનુદાદાજી છે પણ છતાંય આપણે ક્યાંક ખૂટતું કરતું હોય તો જાગૃતિ મૂકીએ એટલે યોગેશાનંદજી શોધી શોધીને મૂકે છે આપણામાં અક્રમ આપણા માટે અક્રમમાં બધી થર્મોમીટરો પારાસીસીઓ એમાં એક જગ્યાએ લખ્યું કે જ્ઞાયક સ્વભાવ ખુલ્લો થયો છે તો કે વ્યવહારમાં કેવી રીતે સમજાય તો કે રુજુતા આવે મૃદુતા આવે સરળતા આવે વ્યવહાર પરિણામ સિવાય જ્ઞાયક સ્વભાવ ખુલ્લો થયો છે એનું પરિણામ એનું પ્રમાણ મળતું નથી હવે મહાત્માઓ કન્વિનિયન્ટલી એવું કહી દે કે અમારો ભરેલો માલ આવો છે એવું નહીં કહે છે બહાર બોલવા માટે છે નહીં એ તો એટલા માટે છે કે બધી જાગૃતિ મૂક્યા પછી નીકળી જાય તો આપણે સમજવું કે ભરેલું છે भरेला मल पर आप ज्ञायक स्वभावी जागृति ने अपना आनंद खुला थाय व्यवहार में आखू रिफ्लेक्शन थाय लक्ष्य अपनी सामें कि जेना वाणी वर्तन ने विनय से मनोहर प्रेमात्मा मनु हरण कर लेवा है तर आप एवं ना थे तो कई नहीं अपना थी कोई दूर भागी ना जाए एटू तो थव जी जय सच्चिदानंद हमें अपने आप्पुत्रों ने आप एक एक चावी आपने आपे के पोते पुरुषार्थ में जे आगे डेली एम एकाद चावी आपे कि जे महात्माओं ने काम लगे स्वाध्याय आधार महेन्द्रानंद जी एकाद चावी रोजना पुरुषार्थ ने आप के जे महात्माओं ने कहीं आगनों बड़ मिले अथवा अपन बधा स्वाध्याय थाय पुरुषार्थलक्षी बाकी पुत्र उपयोग मूकीने तैयार रहे गमे तेरे गमे ते वो आई जैसे जय दो चावी मा तो आज्ञा धर्म है फिर રિલેટિવ ભાગ જ જોવાનો છે આપણે કહીએ કે બધાની અંદર શુદ્ધાર્થમાં જુઓ પણ રિલેટિવ ભાગ દેખાતો નથી પહેલી આજના રિલેટીવની છે એટલે સામે કોઈ વ્યક્તિ આવે છે તે એની સાથે રિયલ જોઈને વ્યવહાર કરીએ છીએ કે રિલેટિવ જોઈને વ્યવહાર કરીએ છીએ હે ના પણ રિલેટીવ દેખાય છે કે રિયલ દેખાય છે રિલેટિવ દેખાય છે કોઈ દિવસ આ મારા વાઇફ છે કે મારા હસબન્ડ છે કે મારા બાળક છે કે રિલેટિવ છે એવું દેખાય છે કે રિયલમાં જ મારા વાઇફ છે કે હસબન્ડ છે એ દેખાય છે જયારે વ્યવહાર આવે છે રિયલ સમજીને વ્યવહાર કરીએ છે ને તો ખરેખર તો આ રિલેટીવ જોવાની પ્રેક્ટિસ કરો અને રિલેટીવની સાથે રિયલ છે જ ના રિલેટી રિલેટિવ દેખાશે સ્ટેપ બાય સ્ટેપ જવું પડશે કે નહી હા ખરેખર બંને બધું સાથે જ છે સ્ટેપ છે નહી ખરેખર જેમાં આપણે ગાડી ચલાવીએ છે તો પેલા સ્વિચ ઓન કરી રિયલ જોઈએ નહી અને સીધું સંભાવે નિકાલ ની વાત કરીએ થશે ખરું નહી થાય ભાગ સમજી લે આખી જે આજ્ઞામાં પેલી આજ્ઞા જય સચિદાનંદ એટલે સરસ મહેન્દ્રાનંદજી કીધું અને દાદા ભગવાને આ વાત કરેલી આપણે જયારે વાત કરી છે રિલેટિવ અને રિયલ બંને સાથે જ હોય એટલે દાદા એ કે વ્યવહાર રિલેટિવ છે નિકાલી છે અને એમાં સુપરફ્લુઅસ રહેજો આ ત્રણ વાત કરેલી એનું રિસર્ચ નથી કરતો યોગેશ આનંદજીને આપું પદ માટે પછી બીજા આપતો પુત્રનું કેવા પૂણ્ય સાળી અમરેકેવા પૂણ્ય સાળી ભગવાનની ભૂમિકા આ દે સાડીમે કેવા ભાગ્ય સાડી જ્ઞાની પુરુષ પાસે મુક્તિ ની ચાવી વાળી જ્ઞાની પુરુષ પા આગમ સ્વરૂપ થે માર્ગમ તીનો સ્વા શ્રુ તક સમ कासो अज्ञान नन्मा नेताओ ए જે આપણી વાત ચાલુ હતી અમે નિરા કુળ મુકામી મોક્ષે જઈશું નિશ્ચય વ્યવહાર છે નિકાલી વ્યવહાર એટલે રિલેટિવ મનવાણી કાયા પહેલું વ્યવહાર અથવા પહેલું રિલેટિવ एने लगेलो आखा दिवस उकल तो बढ़ो व्यवहार रिलेटिविकाली है निकाली, निकाली शब्द एट्लो बढ़ो अद्भुत आपदाएं कि बधोज बाहर निकली जाए अने निकाली है व्यवस्थित ने आधीन उकली रो तो मे शू करवा तो कि शुद्ध आत्मा अवघाढ़ सुखसैया में रही जागृतपणे एनुख मणता रिलेटिव खाली देखभाल करने ઉકલતો જોવાનો રિલેટિવ સ્વરૂપે નિકાલી સ્વરૂપે અને ખાલી એને એટલું જ કહેવાનું કે ફાઇલના સંભાવથી નિકાલ સ્વરૂપે રહેજો આટલો જ પ્રયોગ છે જય સચ્ચિદાનંદ આપણે કાંતિયાનંદજી સાહેબને આપીએ કાંતિયાનંદજી સાહેબ આપનો કંઈકાદ અનુભવ संयोग विियोगी स्वभाव फाइलो समे निकाल करवो शब्द तो अपने उमेरियो आज्ञाधर्म फाइलो संभाव जागृति संयोगाधीन वर्तन ने बदलतु नहीं परंतु अपनी बदलायेली दृष्टि है यधारे अपन आप स्वरूप है ये स्वरूप समझाए अनुभवाये निकालो ये बधाए खूब समझवा निकाल करने समझ निकाल थी निकाल रहो रो समझाय जागृति है पची फाइल गमेते गमे हो गय परंतु फाइल नो संभावे निकाल संभाव्य निकाली रह समझाशे तो जरूर अह मोक्षनो अनुभवे ये मारो अनुभव जय सच्चिदानंद જય સચિદાન પરેશાન જય સચિદાનંદ શૈલેષ ભાઈ કે છે ચાવી આપો દાદા ભગવાન એ વાત નહીં કરવાની આ જગતમાં જેટલા પણ પઝલ છે બધા વ્યવહારના પઝલ છે અને આ વ્યવહારને ઉકેલવા માટે ભલ ભલા ઘણું બધું કરે છે પણ વ્યવહાર ઉકેલાતો નથી ઘણી બધી દાદા ભગવાને આજ્ઞા પણ આપી પણ આ વ્યવહાર બહુ જ ગુહ્ય વસ્તુ છે અને આપણને જલ્દી સમજાતો નથી તો દાદા ભગવાને દાદા ભગવાને વ્યવહાર સમજવા માટે બે શબ્દ કયા છે લટકતી સલામ તો કે વ્યવહાર જેમ જેમ વ્યવહાર સમજાતો જશે તેમ તેમ લટકતી સલામ થતી જશે આ અક્રમ વિજ્ઞાન જેમ જેમ સમજાતું જશે તેમ તેમ વ્યવહાર લટકતી સલામમાં ઉકેલ થતો જશે આ લટકતી સલામ પર દાદા ભગવાને કલાકોના કલાકો ફક્ત આ બે શબ્દ પર સત્સંગ કરેલો છે ફક્ત લટકતી સલામ બહુ સત્સંગ કર્યો છે પણ આ લટકતી સલામ શબ્દ જ છે કે કોઈને કંઈ બહુ સમજાવવા જેવો નથી જય સચ્ચિદાનંદ વ્યવહાર એટલે લટકતી સલામ પણ લટકતી સલામ એટલે સિન્સિયરિટી નહીં એવું લિટી નું પરિણામ છે ડોક્ટર સાહેબ કવિરાજ નું એક પદ છે લટકતી સલામ હાજી બોલો આ લટકતી સલામ સલામ ના આવે તેને હજાર સલામ તો આ લટકતી સલામ શું છે આ જ લટકતી સલામ આ જવાબ જ લટકતી સલામ છે સાહેબ જવાબ જ લટકતી સલામ આને બહુ એક્સપ્લેન કરવા જેવું નથી પણ આ લટકતી સલામ જેટલું તમે બોલશો એટલો જ તમને અંદર ફોડ પડતો જશે કે આ વ્યવહાર એ લટકતી સલામ છે તમે જેટલા ચોંટ્યાને લટકતી સલામ ન રાખી તો તમે ફસાયા બીજું કોઈ ફસાતું નથી એટલે આ લટકતી સલામ બહુ જ મોટી વસ્તુ છે દાદા ભગવાનનો આ શબ્દ સાંભળ્યો ને ત્યારે મને કંઈક વ્યવહારમાં સમજણ પડી કે આ લટકતી સલામ કઈ રીતે કઈ રીતે રહેવાનું વ્યવહારમાં એ આટલો મોટો બોધ આપી જાય છે આ બે શબ્દ કે વાત નહીં કરવાની લટકતી સલામ જય સચ્ચિદાનંદ વ્યવહાર એટલે લટકતી સલામ જો વ્યવહારે લટકતી સલામજો વ્યવહાર એટલે લટકતી સલામ જો વ્યવહાર લટકતી સલામજો હલ્હાયડો ણો નિશ્ચય આત્મ મુક્ત વર્ણો નિકાલ સંભાવી યજ્ઞ આપણો નિકાલ સંભાવી યજ્ઞ આપણો ઉપકાર કરુણા સાગરનું બેઠા ગામ નહીઠા સુરતાલ સંવાદિતા આત્મ તારણો સુરતાલ સંવાદિતા આત્મ તારણો રાઘવિત રાગનો સતવાંચન રાઘવી તરાગનો ઉપકાર કરુણા સાગરનો ઉપકાર કરુણા સાગરનો નણ વેણ વાલ નો નેણ વેણ વાલનો જલણો બકવાસ કચ્છ કચ્છ કષાયો ત્રિપાદી ક્લેશ બકવાસ કચ કચ કષાયો ત્રિપાદી ક્લેશ પ્રારબ્ધ મિલ્યા સુખ કચડે હમે પ્રારબ્ધ મખ કચરે હમે સમસ્યા નિવારે સંત સંપ્રાપ્ત સમસ્યા નિવારે સત સંપ્રાપ્ત જવાળું કાડે ગમ્ય જ્ઞાન ધારણું જવાળું કાઢે ગમ્ય જ્ઞાન ભારણો ઉપકાર કરુણા સાગરનું ઉપકાર કરુણા સા મહેન્દ્રોટ્સઅપ થ્રુ ચાલશે ચાલો કે જય સચિનાયંદ હિસાબ માં આવે છે તો આપડે સ્વાદાય આપડે કરી લેવાનું દાદા ભગવાન ઉપકાર કરુણા બોલતા જીવનની એક એક વાતો આપણે ઘણી બધી વખત સાંભળી છે એમના મોને સાંભળી છે વાંચી પણ છે દાદા ભગવાન ના દાદા મુખે પણ સાંભળી છે પરંતુ ઘણી વખત ઘણી વખત એવું બને છે એમની કૃપાથી એમની કૃપાથી જ્યારે કંઈક અંદર નવા નવા ફળ પડતા જાય છે આપણે બહુ અહોભાવ થાય છે આ વખતના અક્રમ સુખની દુકાન પર આર્ટિકલ આવે છે સુખની દુકાન આપણે બધાએ ઘણી બધી વખત સાંભળ્યું છે છે આપણે એમ પણ કહીએ કે ભાઈ સુખ આપો તો સુખ મળે કણું દાદા એવું કહે છે કે દાદા ભગવાને એમના જીવનમાં બાવીસ વર્ષની ઉંમરે સુખની દુકાન કાઢી શબ્દો કાઢ્યા બાવીસ વર્ષની ઉંમરે એવું ખાસ બોલે છે તો વિચારો મને વાંચતા કે એમનું જીવન બાળપણથી હંમેશા જે મળે એને સુખ આપીએ એવું જ છે તો બાવીસ વર્ષની ઉંમરે કેમ આ શબ્દ નીકળ્યો કે સુખની દુકાન મેં કાઢી એ શબ્દ તો જીવન તો નાનપણ તેમને એવું છે દા કહું દાજીના શબ્દોમાં જે ફોડ પડે છે પછી આગળ દાખલો આપે છે કે બન્યું કહેવું કે રાતે નાટક જોઈને આવતા હતા અને ફ્રેન્ડના ઘરે જાય છે ટક્કરો મારે છે અને ફ્રેન્ડને બારો ખોલે છે જુએ છે અત્યારે રાતે કેમ આવ્યા એટલે ધ્રાસકો પડે છે અંદરથી દાદા ભગવાન અને કહું દાદા આપણને પણ કહે છે કે ભાઈ હું જ મારી સામે આવું છું જે કંઈ પણ મારા હિસાબ છે એ સામેવાળા દેખાય છે એ તરત ત્યાંથી પાછા ફરે છે અને જઈને પોતે શોધખોળ કરે છે પોતાની અંદર તો કે આવું કેમ બન્યું આવું કેમ બન્યું સામેવાળાને કંઈક જોઈએ છે એવો વિચાર કેમ ઉભો થયો કે આપણી અંદર જ્યાં સુધી એવું પરમાણુ પડેલું ના હોય તો સામેવાળાને ક્યારે ઊભું થતું દાતા વંદ સીમ જય જય કારવાનના અસીમ જય જયકાર દગવાનના અસિંહ જય જયકાર sing jay jay karo dada bhagwan na asinj jay jay karo dada bhagwan na asinj ઓ ઓ ઓ ઓ કારો પૂરું થઇ જાય સેન્ટ્રલ ખાતે અને સત્સંગ કેવાય છે ઉતાવળિયા પરમાણુ તો છે હજુ કે બધા પોતે પોતાનું જાણે લોકો બધા આ ઠંડા હોય તો તેનો અર્થ એવું નથી કે નીકળી ગયા આપડે પ્રકૃતિ ઠંડા મતલબ એ નથી આ વાત છે મોટી પુરુષ ધર્મ પ્રાપ્ત કર્યો છે બધાએ પુરુષ ધર્મ અને છતાંય આપણા વ્યવહારોને આપણે જમા હૈયા જે હોય તે આપણને કહેવા પકડી રાખજો તમે અમારા સુધીરભાઈ સાહેબને પૂછો હજુ તમને વ્યવહાર પકડી રાખો સાહેબ કે તમે વ્યવહારને પકડી રાખો છો એમાંથી કંઈ નહીં મહાત્માને એટલું તો સાચું થઈ ગયું છે બધા સમજી ગયા છે હવે સમજાયું ને એટલે દિનકરભાઈ ને અહીંયા મૂકાય કોને મૂકી આ ખુરશી આવા પુરુષ ને આટલું તો હોવા જોઈએ તમારો લોકો તમને એ સ્ટેન્ડ છે ને એ નજીક મુકાય આ સ્ટેન્ડ આગળ મૂકો હજી આ મોટો એન્જિનિયર માસ્ટર થોડું આમ મૂક તને કોઈ આટલો એન્જિનિયર થયો વ્યૂ પોઈન્ટ હોય ખબર નથી પડતી કઈ જાતું અલ્યા બીતેશ શું આવું કરું છું કેમનો માસ્ટર થયો કોને માસ્ટર કર્યો હતો તને બધા મેટ્રિક તો અમારા વખતમાં હતું અરે બેની પરીક્ષા લે એવું કરતા હતા બધા બોમ્બે યુનિવર્સિટી પછી બદલાઈ ગયું આખું બધું બધું જ બદલાઈ ગયું મેડિસિનમાં એવું બદલાઈ ગયું સાહેબ બધા કોઈ બાકી નહીં રહ્યું પણ ચાલે જેવો વખત એવું બધું ચાલે છે જેવું લાકડું એવો સંજોગો તૈયાર થઈ જાય બધા સંજોગો એ પ્રમાણે જ આવે લાકડા પ્રમાણે નહીં આડું લાકડું આડા આવે સીધું સીધા આવે તો આપણે બધા લાકડાઓ છે બિહારી બોલ ને લાકડામાંથી ભમડો બને એમ આયા છે ના બીજા છે પારસમલ છે ના ના બીજું કોઈ છે એમના જેવું મોડું લાગ્યું ને તો શું કરીશું આવે પદ બોલશો સત્સંગ આવ્યું છે ઓહો તો મહાત્માઓ સત્સંગ લઈએ હમ જયંતિભાઈ તમારી પાછળ કોણ છે અચ્છા અચ્છા બરાબર ભલે ભલે જુઓ તમને કહીએ એ દિનકરમી જો બોલે છે શાંતિ થી સાંભળજો એમની એકાણું વરસ છે આજે એટલે એમનો અવાજ પ્રમાણે પણ સાંભળજો ધ્યાનથી બોલો મોટે મારું જીવન ચેન્જ થઈ ગયું મેં રામ મોહનભાઈ મને બળ મળ્યું પણ કેતનભાઈ એમ કહ્યું કે મેં ચોરાણું માં દાદાશ્રી પાસે જ્ઞાન લીધું એક દિવસ એવો નહીં હોય કે જમવામાં ઝઘડો નહીં થાય પણ આખું પરિવર્તન થઈ ગયું છે આફ્રિકા ગયા ખુબ સરસ જોબ એમના પત્ની પુત્ર પુત્રી માં બધાને ખુબ સત્સંગ એટલો બધો દાદા મારી છેલ્લે એને એક વર્ષથી કેન્સર થયું ભયંકર બીમારી આફ્રિકાથી અહિયાં આવ્યા કેન્સર અને છતાં મક્કમ વાડ બધા ઉખડી ગયેલા પણ મક્કમ એટલા બધા મારા દાદા છે કનદાદા છે એમ કે છેલ્લા પાંચ દિવસ પહેલા વિનોદભાઈ ને કહે બોલાય નહીં દાદાની પ્રતિમા બતાવે કનુર દાદાજીનું કે હું મળવા જવાનું એકવીસમી તારીખે ગઈ એકવીસમીએ એના બાદ એક બાજુ સ્મશાન યાત્રામાં સપેટી ગઈ અને મને કહીશ કે મારો દીકરો સવારે સાડા પાંચે ગઈકાલે સવારે એમ કે દાદાશ્રીના દર્શને બરોડા ગયો બધી વિધિ સાહી બધું સહી કામરેજ મંદિરે દર્શન કર્યા અને ઘેરે આવીને કહી કે હવે મને બધું દુઃખ મટી ગયું અને શાંતિથી સમાધિ લીધી દાદાશ્રીના ચરણમાં એટલે જ પ્રાર્થના આપ બદલા માટે જ નહીં કહું કારણ કે આપનું તો ખૂબ જ આયુષ્ય મોટું છે પણ અમારા જેવા સિનિયર મહાત્માઓ માટે અમે ચોવીસ કલાક આવી જ આપની સ્મૃતિને પણ વિનંતી કે અમારી ભૂલ ચોક માફ હોય કાંતિ આનંદજી એ કહ્યું તેમ લતકથી સલામથી વ્યવહારમાં એવી કૃપા તમે કરો કેતન દેસાઈ જૂના મા નવસારીમાં આખું ફેમિલી તેમને રોહિત જવેરી કરીને જે એક્યું આપણે પ્રેશરનું કરે છે કામકાજ બધે બધા એનો ફોન આવ્યો કે દાદા એની હાલત આટલી ખરાબ થઈ ગઈ છે એક વખતે બોટસવાના એટલે આફ્રિકા ઇસ્ટ આફ્રિકામાં જિમ્બાબેન જોડે બોટસવાનામાં એ ખાસ કામ કરતા ડાયમંડમાં આપણે આપતા ગયા છે ત્યાં બધા જાણે છે જે ગયા છે એ બોટસવાનામાં ગયા પછી પાછા આવ્યા પાછા ગયા અને તે વખતે જોયું તો શરૂઆતમાં બિગિનિંગ હતી કેન્સરની ફેફસાની અને બીજી વખત આ અત્યારે સ્પ્રેડ હતું બધું અહીંયા આવ્યું તારે કહ્યું કે હવે તમે કશું કરી શકશો નહીં હવે તમને કિડિયોથેરાપી શું કે કોઈ દવા હવે કામમાં નથી એટલે કુદરત ઉપર એટલે ઝવેરી પેલા રોહિતનો ફોન આવ્યો મને મેં કોઈ એક કામ કર મોટી ગાડી લે અને એમને સરસ આરામમાં કરીને તે લઈ આવો તે છેક નવસારી લાવવાના કહું ને હવે હળા પાછા નીકળેલા તે બધા એમનું ઘર સાથે બધા મારી પાસે આવ્યા એ એમના શાળાનું બધું પાંચ સાત જણા અમે વિધિ કરી આપી એક જ પ્રયોગ મૂક્યો અંત બહુ સરસ સુંદર હતું જ્ઞાન આ બધા જાણે છે જે ગયા છે તે બહુ સરસ રહેતું હતું મેં કહ્યું કે આ કેતન વેદના થાય છે ને પણ મારી આગળ તો બોલતું અને વેદનાનું બધું મોડા પણ નહોતું પણ અંદર તો વેદના હતી જ ને તને ખબર છે ને કોને વેદના થાય છે આ તો કા મને કોને તો કે કેતન આપણો સત્સંગ આ જ છે આપણો બધો સત્સંગ બીજો કંઈ છે નહીં આપણો આટલું વાત સમજજો દરેક પોતપોતાના શરીરો ફર્યા કરીએ છીએ આપણે પરંતુ આ શરીરો માનવ મનુષ્યની દુનિયામાં ને આટલા સુંદર દેશમાં ભારત દેશમાં માણસ માણસ એકબીજાને જોડે આવવાનો જ છે ક્યાં જશે બોય પણ માણસ તરીકે માણસ જોડે એટલે પહેલાં પહેલું આદિનાથ પુરુષ આપણા દાદા ભગવાન ઋષભદેવ દાદા ભગવાન એ માણસને માણસાઈ શીખવાડી હતું જ નહીં માણસાઈનું માણસે હું માણસ છું એટલે ખબર નતું એને તો માણસનું અને મારા ચંદ્રકાંતભાઈનું મને એક વચન યાદ આવે છે કે બોલે દાદા મને તો એક સમજી ગયું છે દાદા આપને મળે જે મને છે ને તે કનુષ્ય છું એ પહેલું ભાન થઈ જાય છે ને પહેલા ભાન નતું પ્રસરેલો છે એમાં મુખ્ય આ જ બાબત છે એમ માનવતા પર માનવતાવાદી વધારે છે બુદ્ધ ધર્મ માનવતાવાદી દિનકાભાઈ સમ્રાય છે એટલે મનુષ્ય પણ હોવું એ કેટલી મોટી મૂડી છે તે વાત મોટી છે અને એના પર તો જિંદગી ઓછી પડે સમજાવવા માટે પુનર્જન્મ સમજાવવા માટે આખી જિંદગી ઓછી પડે સાહેબ એક ક્યાંક સબ્જેક્ટ એવા છે અને આટલી ગંભીરતા એ બધાને મળ્યું ખરું સુધીરભાઈ સાહેબ પરંતુ દરેકને આપણી પોતાની પ્રકૃતિ છે સમજીને જો એમાંથી આપણી અંદર સત્સંગમાં કોઈ જગાઇ પ્રકૃતિ બહુ ના આવે એવી રીતે હોય તો ઉત્તમ સત્સંગ ધીમે ધીમે આવે પ્રગતિ કરે એકદમ તો કશું થતું નથી બધાને મારે આજે મહાદ્યક્ષ જતરુ છે અને આ એક જ ભાવમાં મારે મુક્તિ જોવે છે બધા બહુ લોકો કહે છે બધા ઘણા લોકોને આવું થાય છે પરંતુ આ વખતનો અક્રમ વિજ્ઞાનનો અંક છે અમારા યોગેશાનંદજીએ સરસ મજાનો મહેનત કરીને કાઢ્યો છે તો દાદા ભગવાનના સમયમાં બહુ જ આના આપણે જૈનો આવ્યા પ્રખર વાતો થયેલી ડૉક્ટર ભારિલમા આ બધા છે અમુક અને લાડનું વાલન બધા જ એમાં નિયતિ ઉપર ગુલાબદાસ બ્રોકરું અને આ ક્રમબદ્ધ પર્યાવર પુષ્કર હતું આ નિમિત્ત ઉપાદાન પાર વગરના બધા બધા આખા જૈન સમાજમાં આજે અંદર એમાં ગુમાયા કરે છે આમને લાગે ખરું હા આપડે છીએ દાદા શું કહે છે ક્યા જ્યારે કે છે અરે આ સળન આટલું બધું સિદ્ધ ભગવંત અહીંયા સુખ ચાખી શકાય એવું ચાખ્યું રીત સર તે અને વર્ણન કેવું સુંદર કરે છે આપણા સાહિત્યકારો એ બધા પ્રશ્નો છે સુધીરભાઈ કેવું સુંદર છે એ ટૂંકમાં કહ્યું દિસ ઇઝ બટ નેચરલ એટલે મહાત્મા માત્ર આપણને આ અનુભવ થવો ઘટે કેમ કાંતિ આનંદજી આમ કરે છે આમ આમ કેમ કે થઈ જાય તું એ દરેક ના અનુભવ ખાવ પોતાનું શરીર જ કરાવશે કોઈ છોડશે નહી તમને આ શરીરમાં કેટલો વ્યવહાર પડ્યો છે કાંતિ બોલવાનું બોલવાનું રાખજ જોડે જોડે ના એ તો રાખશે એમની જોડે તમારું ના આપશો તમે રહી જશો પાછા બહુ છે ખુબ એક જ જગા સ્થિર રહી શકે દાદાના વચનો છે બહુ સુંદર છે બોલો? દેખતા થયા આપણે દેખતા થયા આ વાત છે ભાવમાં કેવું જ્ઞાન થઈ ગયું સુધીરભાઈ સાહેબ એટલે એ કેતન દેસાઈને માટે આપણે બહુ સુંદર સમાધિપૂર્વક ગયો છે એના માટે જરાક એના આત્યંતિક કલ્યાણ માટે આપણે બે મિનિટ અનખીને કરીએ હા કેતન દેસાઈ નામ ઓ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ હવે મહાત્મા આપણે થોડા સત્સંગ લઈએ પછી પદ લેવાનું પછી પદ આપણી પાસે અરુણ અરુણનો આ પહેલો પ્રશ્ન છે કે આગ અરુણભાઈ આ તું છું એક બરાબર બેસ અહીંયા આવતરા બાજુ મને દેખાયું જે નજીક પેલા કેતનભાઈ જોડે બે બસ હા બે એન્જિનિયરો બે એન્જિનિયરો સાથે બેસો મિતેશના તેમની ત્રિપુરી બધા એક સાથે ચાર પાંચ જણને હ તો અરુણભાઈ તમે પૂછો છો એને વિજ્ઞાન જાણવાની એટલી બધી ઉત્સુકતા એટલે આ સત્સંગને સત્સંગના કોઈ પણ પ્રસંગ મળે કંઈ ઊભા કરવાથી થતો નથી પણ જ્યારે મળે ત્યારે એને અદભુત જે કંઈ મળે હું તો કોઈ પંદર મિનિટ મળતો હોય કામ કરી લો અને કંઈક આપણે તો ભેગા થયા કોઈ પ્રસંગે ત્યાં તો વાત બહુ જુદી બને છે એટલા માટે આજે વ્યવહારથી કોઈ સત્સંગ કેવી રીતે જવાનું હોય ને તો આપણે આટલા ભેગા નહીં થઈ શક્યા હોત જોજો કોઈ ધર્મ પાડતા હોય આપણે વ્યવહારથી સત્સંગ હોય આટલું નહીં થાય આ બરાબર છે હવે આપણે જઈએ છીએ ને અહીંયા આગળ બધા લગભગ આપણે બધા ભેગા થઈ જઈએ છીએ શું અલવર હતું તો પણ કેવા ભેગા થયા બસ આવી થોડા ઘણા હતા પણ તો એટલે આ પરમાર્થ સત્સંગ આપણો હોય છે જ્યાં દ્રષ્ટિ છે જ્ઞાન સાથે નહીં એ બધા સત્સંગો પરમાર્થ સત્સંગો કહેવાય છે પરંતુ આપણે પોતે માનીને આપણી પાસે બેહી નહીં રહેવાનું આપણે બધા જ એકબીજાને એકબીજાને સમજવા માટે જ આપણે ભેગા થયા છીએ અને જેમ જેમ આપણે એકબીજાને સાથે રહી રહીને આપણે સત્સંગના વાતાવરણમાં આપણને ખબર પડતી જતી જાય કે બધા જુદા છે છતાં બધીને એ બહુ ક્રમથી એમાં આખો ક્રમ રહેલો છે પૂરેપૂરો ક્રમ એક પછી બે જ આવે ત્રણ આવે ચાર આમ જ આવે કે સુધીરભાઈ સાહેબ કોઈ દિવસે એમ જ ના થાય ક્યારે પણ ના થાય એટલે ભગવાને જે ક્રમબદ્ધ પર્યાય એટલે કે એક પછી બે પછી કર્મના બધા ઉદયો આવે છે એ કહ્યું તે અમુક જે ભાષામાં ભગવાને કહ્યું એમની રીતે તે પછી પાછળની પ્રજામાં અને ખાસ કરીને આપણા જૈનોમાં પાછળ એટલે કે આ છેલ્લા આ જ્યારે પાંચસો સાતસો વર્ષની વાત કરીએ હવે બસો ત્રણસોની જ કહું તો 100 બસો જ વધારે નહીં આનંદગનજી સાહેબ હતા ત્યાં સુધી કંઈક સિદ્ધાંત સચવાયેલો હતો પછી તો બહુ થઈ ગયું છેલ્લા એમાં બહુ આ સમજણોમાં એવી રીતે રચવાનું થયું કે બધું છે એવું થઈ ગયું શું બુદ્ધિ આ બહુ વિકાસ પામી છે જેમાં ભૌતિક વિજ્ઞાન વિકાસ પામે છે બુદ્ધિ બહુ વધારે વિકાસ પામે છે અને બુદ્ધિ વિકાસમાં એવા સાધનો એટલા બધા મળી જાય છે અદ્ભુત બધાને જોઈએ તેટલા બુદ્ધિ અને દાદાએ કહ્યું કે બુદ્ધિ ખોટી નથી પણ આજે એ સાચી બુદ્ધિ કોઈની બહાર નથી અને આપણું અક્રમ વિજ્ઞાન આજે સાચી બુદ્ધિ નથી ચોકડદમ ખોટી એટલે હુંથી બુદ્ધિનું બધું વાતાવરણ ફરી છે એમાં સાચી સમજણ આપી શકે છે પોતાની બુદ્ધિએ કરીને પોતે સવરો થઈ શકે છે અને આ સત્સાધન એટલું અદ્ભુત કાર્ય કરી શકે એમ છે કોઈ પણ મહાત્માઓની અંદર અંદર વાતો કરી શકે તમે એમાં આપણે શુદ્ધાત્મા તો છીએ જ પરંતુ આ પૂદગલ ફાઇલ છે મોટી એ ફાઇલે કરીને આ સત્સાધન શું એ આપણે જોવાનું દાદા ભગવાને જે સત્સાધન પોતાના જીવનમાં જીવી અને જીવંત દ્રષ્ટાંત તરીકે સત સ્વરૂપે આપ્યું એને જ કહેવાય બીજું નહીં અને સતસાધન વિશે કૃપાળુદેવના બહુ સુંદર વચનો છે કૃપાળુદેવના ઘણા સુંદર વચનો છે પરંતુ એ માર્ગમાં ચાલે આવતા એ તો અદ્ભુત પુરુષ હતા પછી તો બહુ પરંતુ અત્યારે યથાર્થ માહિર ભગવાનની ભાષામાં આપણને આ બધું પ્રાપ્ત છે એનો ખૂબ આપણે લાભ લઈએ બધા એટલે અરુણ તમે પૂછો છો એ લઈએ આપણે એને જાણવાની બહુ ઈચ્છા છે બહુ બ્રિલિયન્ટ છોકરા છે માસ્ટર એન્જિનિયરથી લો આપણે જણાવેલ કે ચેતન તત્વ આકાશમાં અવગાહિત થઈ જાય છે અનુસંધાનમાં તો આપ અવગાણ શબ્દ વિશે પ્રકાશ પાડસોજી કે છે તો અરુણ અવગહન નો શબ્દ અર્થ એ છે કે અત્યારે અરુણ તરીકે તમે છો કે નહીં તે જગ્યા કોને આપી તરીકે તમને અત્યારે રહેવાનીકાશ તત્વ એટલે આકાશ તત્વનો ગુણ કહો જગ્યાશ આપવાનો અવકાશ આપતા શું તો કે હોવા પણ શું કહ્યું ટુ એક્સ્ટ એટલે આકાશ તત્વ અખંડ છે ભગવંતો નું કામ કેવડી હોય ને કેવડીને એમની મર્યાદામાં એટલું એમને ચોખ્ખું પણ બધું આખું હોય એમને પરંતુ આ લોક છે આપણો બ્રહ્માંડ મનુષ્ય આકાર નો સમજાવ્યું ને આમ ઉપર માટલું મોડું ને આમ માટલું પછી પાછું નીચે અને નીચે ઊંધું કોણ આવું નીચે આપણા આટલા ના ભાગમાં આપણે બધા છીએ પંદર ક્ષેત્રો છે માણસોના અહીના જેવો બધો વ્યવહાર પણ આ મહાવી ક્ષેત્ર પાંચ છે ત્યાં એનું જીઓ લોકેશનલ પોઝિશન જ એવું છે આખા મધ્ય લોકમાં કે કારતત્વ આખું કારતત્વ દ્વાપર્યું છે એટલે બધા લોકોને બહુ ઈચ્છા થાય તો અત્યારનું ઓળખાણ દાદાએ પડ્યું તો એ કહે છે કે દાદા કરતાં સુભદ્દ્ર સ્વામીના બરાબર છે પણ એ ઓળખાણ તો હોય પ્રમાણે હોય ને પણ છે એ સારી વાત છે મહેસાણા પહેલું થયું ત્યારે પેલા કઈ હશે ત્યાર પછી થવા મળ્યા બધા સ્વામી ભગવાન આપ્યું છે બધું ચારે ઋતુઓ બધી ઋતુઓ ફેરફાર થાય આ થાય કા થાય બધું થાય ઉત્તમ સુખના કાળથી માંડી ઉત્તમ દુઃખ કાળ શું કહ્યું ઉત્તમ સુખના કાળથી માંડી ઉત્તમ દુઃખનું કારણ પેલું સુખની બધી રીતનું સમજાય છે હા દાદાજી એટલે આકાશ તત્વોમાં એ લોક જેટલો છે આપણો લોક આકાશ કહેવાય છે લોક એટલે આપણે ચાર ગતિના જીવો એમાં મધ્યમાં માણસમાં આવ્યા પછી ઉપર જઈ શકે નીચે જઈ શકે પાછા આવે નીચે જાય ઉપર જાય પાછા આવે અહીંયા પાછા બટક્યા આવે બધે બધું ચાલ્યા જ કરે માણસ થયા પછી પણ માનુષ્ય પણ હું નથી એ બહુ મોટો સિદ્ધાંત છે આ મનુષ્ય પણ નથી ગુમાવતો ઋષભે વખતના વખતમાં ગુફામાં રહેનારા હતા કે બધા નથી પામી શક્યા પણ જે રહ્યા ને તે પણ છે જ પણ એ એ કાર એટલો બધો લાંબો છે કે એમાંથી આવવાનો બધું બહુ એ છે એક ઇન્દ્રિયમાંથી એ જ એક ઇન્દ્રિયમાં પ્રકાશ પ્રગતિ કરવાનો ઘણો મોટો આ માર્ગ છે એ તો તો એક એક ઇન્દ્રિય પસાર કરવી એટલે બહુ અને એક ઇન્દ્રિય જીવોમાં તો કલાકમાં હજાર વખત મારે જીએ પાછળ ફરતા આવી જાય એવા એવા બધા છે જીવો એટલે આ બધી વાત ના કરતા આપણે આ મનુષ્યને મનુષ્યની કિંમત માનવદેહની કિંમત આજે ભારતમાં તો બધા આપણે વાત કરી શકીએ પણ કંઈ બધાને પકડાય એવું છે નહીં આ એટલે આકાશ અવકાશનું તમે પૂછ્યું આકાશનું તો આખું વખંડ છે લોક આકાશ એટલે એને જેટલું લોક એમાં ઓક્યુપાય થયેલો ભાગ છે ને આકાશનો એને લોકાશ કહ્યું અને બાકીનો અલોક આકાશ એટલે ઇનફાઈનાઇટ ઇવચાર સમજાવ્યું ને આખો મોટો આમ આપણે તમે કલ્પના કરો ધારણા કરો કે મોટો ગોળો છે આકાશ જેવો મોટો અને એમાં એક નાનામ નાનું આખું વચ્ચે સેન્ટ્રલમાં છે આ અને એમાં પાછા આટલી મોટી દુનિયામાં આપણે અને આટલા બધા સમાજમાં પાછો વિચાર વિચાર કરો તમને ખ્યાલ આવે કે આ શું છે આ વાત આ ગણતરી ઠેકાણી ના આવે આપણી અને છતાં જો અંદર સમજી જઈએ આપણને તો બધું છે આપણી દ્રષ્ટિ ખીલે તો દર્શન ખીલે તો અને અરુણની વ્યવહાર દ્રષ્ટિથી હું અરુણ છું એ દ્રષ્ટિ જ્યાં સુધી બરાબર નહીં ખીલે શું કહ્યું વ્યવહાર દ્રષ્ટિથી હું અરુણ છું જાગૃતિ એવી થઈ જવી જોઈશે એટલી બધી પૂરી ના થાય દ્રષ્ટિ હું છું પણ અમારે તો એ સમજા હું આમ જોયું તું એકબીજા નાટકમાં જયેન્દ્રભાઈ નાટકભાઈ ક્યાં કરે સમજી ગયું હતું આમ વ્યવહાર થયો તો મિતેશભાઈ બોલો તો આ વાત કરો પણ દ્રષ્ટિ આપણી એટલે વિકાસ થઈ જવી જોઈએ છે એટલે તો આજ્ઞાધર્મ છે આખો આજ્ઞાધર્મ અને ત્યાં આગળ સિદ્ધ ભગવાન તો છે તત્વ તો છે કે નહીં આકાશ તત્વ છે કે નહીં તો ત્યાં બે જ તત્વો છે એટલે આકાશ તો આકાશ છે સિદ્ધ ગતિ આપણે મનુષ્ય લોક નહીં ઉપરના ભાગમાં એટલે જ મનુષ્યલો ઉપરના જ ભાગમાં સિદ્ધલોક બધા અનંત સિદ્ધો છે હવે અનંત શબ્દ કોઈને સમજાયો નથી આ બહુ મુશ્કેલ છે એટલે એના બહુ ઉંદડામાં નહીં જતા સાધારણપણે કહ્યું સિદ્ધ લોક હમ આ સિદ્ધ શિલાને બધું કહે છે પણ સિદ્ધલોક એટલે એક બફર છે લોક અને અલોક બેની વચ્ચેનું કે જે કઈ ભૂમિ નથી આકાશ તત્વ ચૈતન્ય ગુ બોલ ચૈતન્ય શુદ્ધાત્માની ચેતનતાની ઘનતા ગંધતા એટલે કે ટોટલી પોતે ચૈતન્ય સ્વરૂપે જવું બધી જ રીતે શું કહ્યું બધી જ રીતે હવે ચેતન ને અસ્થિ એટલે હોવા પણ છે જ ને એનું અને આપણે વસ્તુ ઓળખી કે હું શુદ્ધાત્મા છું અને આપણે પૂર્ણ થવા માંગીએ છીએ એટલે સિદ્ધ સ્વરૂપ થઈ જવા માંગીએ છીએ ચેતન તત્વ એટલે એ પાછું નિરાકાર છે અરૂપી છે અને આકાશ એ અરૂપી છે પણ આકાશ નો ગુણ શું છે હા તો ચેતન તત્વું ને એટલે અરૂપી ચેતન તત્વ અરૂપી આકાશમાં અવકાશ અવગાહન એટલે કે સમાયું કે નહીં બોલ ને અને બંને અરૂપી છે કે નહીં આપણે મગજ જે ચાલે વધારે તો એને જાગૃતિ પૂર્વક બ્રેક મારવી સમજાવવા તું ત્યાંથી દોડીને આવ્યો ને એનો વાંધો નતો પરંતુ છતાં તેઓ જોઈએ ભાવ થઈ ગયો કે દાદા એ પહોંચે તાર પહેલા હું અહીંયા આવી જાઉં પણ એ સિવાય બીજા વ્યવહારો બહુ છે એવા કેટલા પાર વગરના વ્યવહારો છે એ આપણે ખોડી કાઢવાના બધા બહુ છે બહારની દુનિયા હમણાં આજે નિષ્થિનાયંદજી મારે ગાડીમાં લઈને આવતો મેં કહ્યું અલ્યા નિશીધાનંદજી આ બહાર બધા ભટક બટક કરે છે તે આપણે અંદર છે એ બધું બહાર છે બધું અંદર છે કે વાહ બરાબર તો છે જ તો પણ તું બહાર કેમ ચાલતા રહીએ છે મેં કહીએ જ એ ચિત્તનું આખું છે આ શરીરમાં ભરાઈ પડેલા આપણે આગળ બહુ નીકળી ગયેલા તે પાછા તો આવવું પડશે ને પાછું શુદ્ધ તો થયા શુદ્ધ ચિત્ત થયું શુદ્ધ જ્ઞાન શુદ્ધ દર્શન મળ્યું પણ આપણું હજુ ચિત્તની એટલે કે વ્યવહાર દ્રષ્ટિની જે શુભાશુભ જ્ઞાન સ્વરૂપ ભટકાઈ પડેલા એ ક્યાં જશે બધું એ બધું બહુ કામ કરે છે અત્યારે કારણ કે આ વખત આ બુદ્ધિ આવી ગઈ ને સમજાય છે ભણતરને જ્ઞાનને કાંઈ સંબંધ નથી ભણતરને જ્ઞાનને કાંઈ સંબંધ નથી એટલે દાદા ભગવાને અમને એક ફટકો માર્યો એક ટેન્ડર ભરાયું ટ્રેન્ડરમાં બધી દાદા હું આ આઈટમ જોઈ લે ને પછી અમારા પિતાજી વાત કરી લે બધી પેલું અમને આપે બધું જોઈ લઈએ આખું આવ્યું હોય બધું એકમાં એક આઈટમ એક બે આઈટમ એવી આવી કે હા ભાઈ આમાં તમે ત્રીસ ભાવ વધારી દો દાદા અમે બધી ગણતરી કરીને અમારે જેટલું આ એન્જિનિયરિંગમાં ભણાવ્યું છે બધું ગણતરી કરી જ મૂક્યું છે આમાં તો બધું જ મૂક્યા કન્સિડરેશન કર્યું છે એમ નહીં ચાલે આમાં મૂકી દો તમે તો કે દાદા તમારું આ ભણેલું નકામું તો કે તો થિયરી છે તો કે થિયરી વગેરે આપણે કેમ આવતું કામ કરાય તો કે ના ચાલે પ્રેક્ટિકલ જોઈશે શું કેશ તો પછી કનુભાઈને સહજ પ્રશ્ન થયો કે દાદા થિયરી પહેલી કે પ્રેક્ટિકલ પહેલો તો કે પ્રેક્ટિકલ પહેલો પ્રેક્ટિકલ હશે તમારી થિયરીઓ જન્મશે કેતન જો હોશિયાર એન્જિનિયર પ્રેક્ટિકલ હશે તો અમે થિયરીઓ જન્મ છીએ પણ આપણે બધા એકબીજાની જોડે હઈએ છીએ બધા ભેગા દરેક પોતપોતાની રીતે આમાં બધું થયા કરે છે કે નહીં આ વાત સમજવાની છે પ્રેક્ટિકલ અનુભવ અનુભવ બધાને છે કોઈને નથી એવું નથી સ્વાદ છે પરંતુ હવે જેમ સમય જાય છે વ્યવહારમાં અને સત્સંગને સત્સંગના બધા આ જેટલું સંજોગો મળે કોઈ પ્રસંગ ના હોય છતાં પણ ક્યાં કે બે ત્રણ ચાર મહાત્મા ભેગા તો આનંદ આવે એ તો પણ આ વાત તે વખત વ્યવહાર હોય વ્યવહારની વાત થઈ જાય પછી આના પર આવી જ જોવું પડે આપણે આવવું જ પડશે વ્યવહાર તો કોઈને પોતાનો લઈને આવ્યા છે કોઈ છોડે જ નહીં ને હા વ્યવહાર વ્યવહારની રીતે આવ્યો હોય તો આપણે છૂટા રહી શકીએ પણ એવું થયું નથી નજુ શું કહ્યું બોલ અરુણ નો વ્યવહાર એવું એ વ્યવહાર એવી રીતે આવેલો છે એ તો દાદા ભગવાન હતા કે એમની પાસે એ વ્યવહાર હોવો નહોતો જન્મથી અને આગળનો કેટલો એમનું તૈયાર તૈયાર પચાવતા પચાવતા આવેલા છે એમ છે અને આ જીવનમાં પચા પચા વર્ષ સુધી એટલે કહીએ છીએ જેને મળ્યા જેને અનુભવ થયા તે પોતે પોતાની અંદરથી પોતે પોતાનો ટેસ્ટીડ થઈ જાય બસ બહુ જરૂરનો છે સ્વયં ટેસ્ટેડ થઈ જાય સ્વયંના વ્યવહાર દ્રષ્ટિના બધા વ્યવહારોમાં હવે સમજાયું કારણ કે અસ્તિત્વ તો ખરું કે નહીં આકાશનું સિદ્ધ ભગવંતોનું એટલે ચેતનનું ઘન ચૈતન્ય ગંગ કહેવાય છે ગંગ એને ગમે તેટલી દાદાએ બહુ સાદી ઉપમા આપી છે ગમે તેટલી આમ થિનનેસ્ટ પોસિબલ આજના વિજ્ઞાનમાં થઈ શકે સ્લાઇસ કરો એક અજવારાવાળી હોય કે છે પ્રકાશભાઈ હોય નહીં સમજ્યું અને અચેતનમાં ફસાઈ પડેલા આપણે એમાં અચેતન એટલે અજ્ઞાન અજ્ઞાનની સ્લાઇસ એટલી કર્યા જ કરો કર્યા કરો એ કઈ સ્લાઇસમાં અજવારું ના હોય બધું અંધકાર અંધકાર એટલે અંધકાર એટલે આડકો બ્લેક હોલ કહે છે કે નહીં એને જોવું છે તો આપણે અધ્યાત્મ ભાષામાં અજ્ઞાનને બ્લેક હોલ કહી શકાય સુધી આપ શું કહો છો હે આપણી અધ્યાત્મ ભાષામાં અધ્યાત્મ ભાષામાં આજના સાયન્ટિસ્ટો બ્લેકહોલ વિશે બહુ એ લોકો લખાડ છે પાર વગરનો પણ એકચ્યુઅલી એ જાણતા નથી કે બ્લેકહોલ એ પણ જીવોનો સમૂહ છે એટલે તું સમજી ગયો બે વાત બધા તત્વો છે પણ લોકમાં છ તત્વો છે અને લોકની બહાર ખાલી સિદ્ધ આત્માઓ અને આકાશ બંને આરૂપી અને બંને પોત પોતાને અને આકાશનું અહીંયા આકાશ શું છે તો સમજાવશે તમને આકાશ સમજાય કે ના સમજાય હાશ તત્વ એટલું બધું વિશાળ છે ને એને સમજવું એની એટલી બધી બહુ વિશાળતા છે એની એ તો બહુ અવતારમાં જ સમજાય બધું કમ્પ્લીટ તો એકદમ ના આવે પણ અત્યારે આપણે સમજી શકીએ શરીરમાં અનુભવમાં આપણે વ્યવહારથી આજ્ઞા ધર્મથી તમારું થઈ ગયું છે સમય એ પરિવર્તનશીલ છે પરંતુ વ્યવહાર ને આધારે પરિવર્તનશીલ છે અને વ્યવહાર છે તે નિશ્ચય હાજરી છે તો વ્યવહાર છે નિશ્ચયની હાજરી હોય જ નહીં તો વ્યવહાર હોતો જ નથી અને એના કારણે સમય સ્વયં પરિવર્તનશીલ નથી પરંતુ વ્યવહાર એટલે સમય જે વ્યવહારકાળ સ્વરૂપે પરિણમી ગયો છે એ પરિણામ પામેલો વ્યવહાર વ્યવહાર કાળ સમય એમાં પરિણમે એ આખું પરિવર્તનશીલ છે અને એમાં ઊંશુદ્ધાત્મા જે સમય તાત્વિક ભાષામાં સમજ મૂકી છે એ રીતે સમજ સમજ સમજમાં પૂરેપૂરી આવી જવા માટે આપણે આપણા કર્મ ના ઉદયના પર્યા શું કહ્યું સમયના ઉદય ના સમય શબ્દ લાગુ પડે છે અને આપણે અત્યારે અક્રમ વિજ્ઞાનમાં આપણા આપણી ભાષામાં અવસ્થાને આપણે સમયની જગ્યાએ લઈ શકીએ એનાથી આગળ જવાય એવું નથી અને ક્ષણવર્તી બહુ તો એનાથી બધા બોલી શકીએ નહીં કોઈ એની પાછળ બધું ઘણું રહ્યું હતું પુષ્કર રહ્યું ખ્યાલ આવ્યો એટલે મને સમજણ પડી ગઈ છે આપણે બધું જરૂર બધા જ કરી શકે છે ના બોલતો હોય તો એકબીજાની જોડે કરી શકે સમજાયું ને હા અને આવો સુંદર અધ્યાત્મ માર્ગ છે કોઈ લૂલો હોય કોઈ પ્રજ્ઞાચક્ષુ એટલે નથી દ્રષ્ટિ એ પણ હોય તો પણ મહાત્મા હોય ને તો બહુ મજાના આવે એ સમજે એવું છે એ તો અજ્ઞાનમાંય સમજે એવા છે જંગલમાં ભેગા થઈ ગયા બે જણા તો સમજી જાય કે આની આંખો છે મારા પગ છે ઘણા બેં જંગલમાં અદો લાગ્યો છે ને એમાં નીકળી જાય નહીં તો બલી બસમાં થઈ જઈ શકે છે વાત સમજાય છે હા દાદાજી એમને જ્ઞાન કંઈથી આવ્યું હાજર છે જ્ઞાનની એટલે આ વાત છે સમજા કે નહી હા દાદાજી સમય તો અત્યારે બોલવાનો કોઈનો કોઈ બોલાય નહી શબ્દ તો આત્માને સમજી લઈએ ત્યારે એના માટે આજના કાળમાં મહેશ ભગવાને બ્રહ્મચર્ય વ્રતને બહુ પ્રાધાન્ય આપ્યું બહુ પ્રાધાન્ય આપ્યું એમને બ્રહ્મચર્ય વ્રતને કારણ કે જોયું કે આ વ્યવહારમાં આજે સંયમ માર્ગ હશે કે સંસારી માર્ગ છે બધો લપસનો કાર છે લપસેલો હોય તો કોઈને રહી શકશે નહીં આમાં એટલે મત મૂક્યું પણ સંયમીઓ માટે ખાસ મૂકી ભાઈ આ તમારા માટે મહાવ્રત છે આ અને સંસારીઓ માટે કહ્યું કે તમે વિતરાગ પુરુષોને ભજો છો ને બહુ સુંદર છે તો હવે તમે અણુવ્રતમાં આવી જાઓ સંસારમાં બધી ક્રિયાઓ તો કરવી જ પડશે ઘરમાં રહ્યા ઘરની બધી પણ અણુવ્રતમાં આવી જાઓ એટલે ક્રિયાઓમાં આપણે આપણું ભારે પણ વધારે ના થાય એવી રીતે તમે જીવો એટલે જૈનોમાં આમ તો ક્રિયાકાંડથી બહુ આવ્યું છે આવું બધું પણ બધામાં નથી કંઈ એટલે જૈનોમાં હોશિયાર એટલા બધા થઈ ગયા ઘરમાં ઘરમાં રહેતા હોય ને કોઈ એકબીજા માટે નિમિત્ત ના બને બોલે જ નહીં ને મગજ મળોલે જ નહીં એ જાણે અહીંયા આગળ જૈનમાં થોડો સ્લીપ થયેલો છે સમજાવ્યું અરે સાચી વાત હોય કોઈ હોય બધા આપણે જાણીએ આપણે જાણતા નથી કોઈ છે એને લાગે કરી રે આ થોડું ખોટો છે આમ તેમ થાય છે તો થોડીક વાત તો કરીએ અને જોઈએ પહોંચતી નથી તો બધું ખસે જઈએ આપણે નથી આ મુશ્કેલ છે આપણે આને જ્ઞાન પામ્યા છે આજ નર આવું બધું બહુ છે સમજાવ્યું પણ આપતા પુત્ર સમજી ગયા છે બધા એકબીજા જોડે ઓપન ખુલ્લી રહે છે ખુલ્લી રીતે શું આવું પરેશાન નથી શું કહો છો તમે બિલકુલ પ્રદીપ આનંદજી બોલો ને બોલવાનું રાખો ખુલ્લા રેવાય છે એવું કહી દે છે ને આટલું તો આપડે બધા હોવું જોઈએ આપણે જે હોય તો બોલી નાખીએ તો આપડે તો હલકા થઈએ આપણે તો હલકા થઈએ હા જો ને યોગેશાનંદજી મજા કર્યા કરે બેઠા બેઠા ચાલો આવી એકાદ પદ ચલાવીશું આજે મહાત્માઓ વ્યવસ્થિત શક્તિ આમ બોલમાં જ બોલી નાખીએ છીએ પણ સમજણમાં બહુ એ મોટી વસ્તુ છે કે અમને એને બાને આ શુક્રવાર આવશે ને એને પછીના શુક્રવારે અમે નીકળીશું જરા અમેરિકા જવા માટે હમ એટલે વ્યવહારથી જવું બોલાય ને અરુણ અમે નીકળીશું જ ને પણ અંદરથી સમજણમાં આપણું જુદું હોવું જોઈએ કે કંઈ કેમનું બને છે આ એ શક્તિ લઈ જાય શક્તિ હોય તો શક્તિ વગર કશું બને શક્તિ વગર તો શરીર ચાલે ખરું સીધી વાત છે વ્યવસ્થિતની આજ્ઞા પોતાના શરીર લઈને ફર્યા કરીએ છીએ બધા વ્યવહારો બધી રીતે છતાં એ પછવું એ લોળાના ચણા ચાવવા બહુ સહેલા બહુ સહેલા પડે આપણને કોઈ ચાવી શકતો હોય તો આ પારો પચાવી શકતો હોય તો દાદા ભગવાન પચાવી શકતા ઝેર ઝેર તું તો જાણું છું હમ એટલે આજે પછી બધાને હરીશભાઈ આપણા સંગપતિ ને થયું કે રવિવાર છે દાદા તો આપણે મળી લઈએમએમ કર્યા પૂછું કરું છું અર્થ મને ટાઈમ જ ના લાગે આ વિજ્ઞાન આપણે અધ્યાત્મ બધાને બહુ કામ લાગે છે સઘમાં બધાને બહુ કામ લાગે આપતા પુત્રો બહુ કામમાં લાગે છે આજે ગમે તે હોય તો એ બધા એકબીજા સાથે રહી શકે આપણે ભેગા થયા ગુણલા સેજ થ મહિ જ વીરબંધ જનને બદસે એના બબન જારબનને બજસે બબંધ જા દા ગુણલા ગાશે ને મહિ જરા જથાશે દાદા ન ગુણલા દે મહજરાશે આઠ પ્રાર ચોસ ઘડિયે સતસંગ તનની વાટિય સતસંગ તનની વાટ ધ્યાન દિવા પુરુષ આત્મનિવા પુરુષ આત્મન જ્ઞાનજીવનની પાખિયે જ્ઞાન જીવનની પાખિયે એને જીવનમાં મોક્ષ જણાશે એને શુદ્ધાત્મ અનુભવ થશે જીવન મોક્ષ જણાશે શુધાત્મ અનુભવ દાસે દાદા ના ગુણલા દે તેને માહની જરા સેજ થે લગુણ લાશે મહિરા જે ફૂલની ફોર મેયલ લટવ કે ફૂલની છો જ્ઞાન સુગંધે આતમ સુ કે જ્ઞાન સુગંધે આતમ સુ કે પારસ સ્પર્શે તન મન લોડું પારસ સ્પરશે તન મન લોડું સોનુ બનીને જળ કે સોનુ બનીને જ પારસપર છે તનમાનડું પાર સ્પર્શ તનમાન લોડું કે સોનિ જળ કેર મૂલ સો જવાહર જગમગ થાસ હીનુ સ્વ જગમીરબંધ જનને પજશે બંદે પીરબંધ જનને બજશે દ ગુણલા દાસ જરા છે જે થશે દગુણલા દાસ જરાશે જે થશે સગડું અરે આબુ વારાબ ખુરસી પર બેઠે અરુણ ભાઈ કોમને જો સમજાયા અભી થોડા સમજમાં આયા આપ એ આબુ રોડ કે ટીકે સિંઘ હૈ માઉન્ટ આબુ કે સે હૈ નજક આ જાઓ આગે આ જાઓ એકદમ આગેટી ડિરેક્ટ થાય ને એમ જુજ ખીલે દાદા ની સત્સંગ ચાલતો ને લેકિન આપતો અમૃતસર વાત પંજાબ વાળે હૈ જો ને રખો અંદર રખો અમૃતસર પંજાબ અમૃતસર અમૃતસર સે આ ગોલ્ડન ટેમ્પલ છોડ કે ગોલ્ડન ટૅમ્પલ તો મારા યુધિ મેરા તો કોણ સા કતને સાર હોસ ફોર્ટી ફાઈવ ઇયર્સ માઉન્ટ હો ગયે તો છોટી સી જગ્યા થી બહુ સ્ટ્રગલ કહ પૉિટિક્સ લોકલ એડમિનિસ્ટ્રે જગહ રહે હમજ લીયા કે અભી કાં રહે મેં ઠીકે હું લેકિન મેં સમજ ગયા કે મેં શુદ્ધાત્મા હું તો આપણે બતાવ આપણે પાંચ આજ્ઞા મેં એ ક્યાં બોલતે થાય બોલો જોર બોલો નજીક રખો સમને નહીં દેખો ઠીક એ જુ ચ માઉન્ટ આબુ જબ મેં આયા પાંચસો રૂપિયા લેક્યા નાઇન્ટી ફોર મેં દાદાજી કે સાથ હું બાદ દાદાજી એની કૃપા હૈ તે હૈ માટ આબુ મેન બચ્ચે હૈ દાદાજીને એસ ક્યાં બેબી મે ભરૂચ બેટા મેરા અમદાવાદ હૈનો વહા ખુશ હૈ લા મેરા માઉન્ટ આબુ રહેતા દાદાજી કૃપા કે કારણ સબ્શા મેરે પાસ કોઈ કમી નહી અમી ચાતાની બાર બોલતેર બોલો હા હા હા મેં દાદાજીનીત કરે આપણી મહેનત કરે આપ પાંચ આજ્ઞા કે લીના ટાઈમ લે પાંચ પાંચ છ ઘટેજાતે એક પરસેટ ભી આજ્ઞા કા પલન કરના સીખ લે તો જગત ગે એક પરસન્ટ બોલતા અનુભવ બોલતા સે હિબ આપણે ચૌદ પંદર સાર તો સાથમાં હોય નહીં આપી ફોરખ લીજે તો સતરા બીસ સારત આયુસરી સન પાંચ મેથન આપને પણી બહુ ટ્રેક્ટર મેં બને લેના યાદ જય સચ તો ઠીક આપને પૂછા હૈપા સવાલ હૈ જબ તક તીન આગ્ઞા સમજમાં નહીં આતી હૈ જગત નયંતા વ્યવસ્થિત શક્તિ હૈ સમજ નહી પા અત કૃપયા કરે આપણે જ્ઞાન જ્યોતિ દ્વારા સમજાને કૃપા કરે તો એ અરુણ ભાઈ કે સાથ બતા બા વ્યવહાર દૃષ્ટિ મેં ટીકે હું નિશ્ચય દ્રષ્ટિસે મેં શુદ્ધાત્મા હું દ્રષ્ટિ બોલતે દ્રષ્ટિ વહી મુખ્ય હૈ સારા ભારત કે જીવન મેં દ્રષ્ટિ વૈસા તો સારા વિશ્વમાં હૈન ભારતમાં ખાસ કર કે ક્યુ કે પુનર્જન્મ કે માન્યતા કેવળ ભારત મેં હૈ અન્યથાઇર હૈ લગ અલગ પ્રકાર કે ઉલ્ટી હૈ સબ જગ્યા હેકિન પ્રકાર અલગ અલગ હૈ સીધા પ્રકાર હૈ જૈંગે આજ વર રહે હૈ આજ જો કરે આગે ભર ક્યા સમજે ને તો સંજ્ઞા હૈ ભરને સંજ્ઞા હૈ ક્યા ભરા ગયા ઓ નિકલ રહ મજા નહીં આતી નિકલ જતા હૈ તો ફર ભર લે હમ ખુદ કો તો પીછે નિકલના પડતા હૈ પુનજન્મ હૈ સમજે કે નહી કોઈ ભી શક્તિ હો શક્તિ કા પાર ચાર્જ હોવે તો ડિસ્ચાર્જ હોગા કે નહી સારા ટીકે કા મન વાણી કાયા કા આગે કા કિત વ્યવહાર હો આજકા જીવન કા જો વ્યવહાર હો આપણે જ્ઞાન દ્રષ્ટિ પ્રાપ્ત પૂર્વક વ્યવહાર આજ એ ટીકે કે અંદર હૈ નિકલ રહ ખાલી હોય ટકી હૈ પાણી પાણી કા રસ્તા બંધ કરે લેક બહુ બળી ટી હૈ પાઇપ છે ખાલી હોના તો પાંચ પંદર વીસ માઇન લંબી પાઇપ સિટીમાં પાણી વાટર સપ્લાય આતા હાંકી બંધ કી ફર વાલુ હોતા હૈે કે નહીં બીચમાં કાં ગડબડ હો ગઈ તો રિપેર કરાના તો અરે ભાઈ એ પાણી ચાલુ હંદ કરો વહાશે હવે રિપેર કરના તો બંધ કરી ચાલુ હૈ તો રિપેયર નહીં કરતા તો ફરસે બોલતા અરે બંધ કરો ને અભી પાણી ચાલુ હૈ તો કહી હમને બંધ કરે હમને બંધ કરે લેક જો જીતના સ્ટોક હૈ ઉતના તો નિકલેગા ને ક્યા કરેગે એ મનુષ્ય કે બના હાંકી હોય એસ નહીં તો કુદરતી હૈ તો એ કર્મ હૈના જો સ્વરૂપ પર પૂરા વ્યવહાર લે કે જન્મ પાયા હે વો વ્યવહાર નિકલતા રહેતા હૈકો નિકલ ના જાને વ્યવસ્થિત શક્તિ કી આજ્ઞા હૈ સમજમાં આની હવે ખુદ કો હવે ખુદ કો આપણે મન વચન કાયા કે વ્યવહાર કે સંદર્ભ મેં કોન્ટેક્સ્ટ મેં હિત સમજને હોના સબા સાથ હરો મરો ફી લો બાતોજારમાં જાઓ હા જાઓ કહ જાઓ ઓર તો આપ શક્તિ બહુ ગહેરી બહુ ગહેરી લેકિન આજ કે કાલમાં જો અનુભવ મેં આ પ્રમાણ હૈડા લેકિ એ પ્રમાણમાં હેરા અનુભવ આત્મા સુખ એકદમ સ્ટેબલ હો જતા હૈ તો અભી પદ બોલાયા ને તો હમ હિન્દીમાં સત્સંગ થોડા કરે હે તો કે લી આખી ચાર લાઇન હૈ સાહેબ ને બોલાય ખાસ સમજને હેત વૈસે તો સારા પદ અદુત હેતા શું કે છે એટલે આ કનુભય છે મન વચન કયા થી છે એને બોલવાની વાણી છે એટલે કરવા પણ રહે નહી બોલવાની વાણી શું કહ્યું કોઈનું જોડે વ્યવહારમાં આ વગર રહે થવાનું જ છે અને અંદરથી લાગે છે કે કનુભાઈ સઘરું કરતા શું કહે છે સ્વ નહીં કરતા એટલે હું શુદ્ધાત્મા કરતા નથી આ તો શરૂઆતનું પદ લખાયું છે કવિરાશ અને એમને તો જઈને અને બીજું અતુત લઈને આવ્યા હતા એ થયું એટલે તે વખતનું છે આ આજનો કાળ તો આજે મહાત્મા બધા બહુ વિકાસ કર્યા છે સારા વિકાસ થઈ ગયા છે એટલે સમજણ આખી બધી વિકસેલી છે બધી હમ છતાંય બધાને સરખું કામ લાગે પરંતુ આપણે મન વચન કયા હું શુદ્ધાત્મા એ રીતે ફિટ કરી દેવાનું દરેક જણે અને બોલે તો ઉપયોગ એ પ્રમાણે બોલાય ઉપયોગ પૂર્વક શું કહ્યું હંચાય ખરું આંખોથી વંચાય પણ સમજ આપણને આવે ને આપણી શુદ્ધાત્મા દ્રષ્ટિ અને આજ્ઞાના ધર્મથી આપણને આવે અંદર એટલે આપણને દર્શન દ્રષ્ટિ ખુલ્લી થઈ આપણી એ કેવર દર્શનની દ્રષ્ટિ ખુલ્લી થઈ છે કેવળ જ્ઞાનનું બીજ પડી છે માટે કેવળ જ્ઞાનનું બીજ પડે નહીં અને આપણને કેવળ દર્શનીય ક્ષાયક દ્રષ્ટિ ખુલ્લી થાય નહીં પરંતુ ક્ષાયક થઈ નથી ગયા હજુ કારણ કે બધો વ્યવહાર બાકી છે આપણો ઠીકે ગુજરાતીમાં સમજ પાકી ક્ષાયક મહિના એકે જગા પર જૈસા હૈના સ્ટેબલ એકી જગહ પર જો રહ સકેના ઓક હૈ એક જગા સમજના બજના યોગ્ય હૈ વ્યવહાર દ્રષ્ટિ ભી આ જતી હૈદ્ધા કમ દ્રષ્ટિ ભી આ જતીો દ્રષ્ટિ તો આજ્ઞા પાંચ આજ્ઞા મેં દો દ્રષ્ટિ આજ્ઞા હૈ પ્રથમ કેવલ જ્ઞાન ખુલ્લે કરવા બહુ મહત્વ કી લીએ હમે વ્યવહાર બાકી હૈ ફી હમે આજ શુદ્ધાત્મા જ્ઞાન મિલા શુદ્ધાત્મા દ્રષ્ટિ ખિરી તો વ્યવહાર બાકી રહ્યા ફર દ્રષ્ટિ હેરી સારી અંદર બહાર સ્થિર હોવે આંખો તો આપણા કામ કરવાવાળી હૈ સભી ઇન્દ્રિયો આપના કામ કરેગી લેકિ અંદર સ્થિર હોવે આપણી જગા ન છોડે વહ ક્ષાયકતા રહી દાદા ભગવાન કા વચન એકી જગા કોઈ સ્થિર રહે ક્ષાય પ્રાપ્ત હુઆ પ્રગટ શબ્દ લિખા હૈરુ કરતા સ્વર્ણ અહી કરતા સૂત્ર પ્રામે જન વ્યવહાર દ્રષ્ટિ ઓ નિશ્ચય દ્રષ્ટિ કે દો આગ્રહ સૂત્ર કેવર એના પ્રગટ થશે કેવર એટલે કેવર દર્શન કેવર દ્રષ્ટિ જ્ઞાન બિના જ્ઞાન દ્રષ્ટિ હોતી નહી ક્યા બિના જ્ઞાન દ્રષ્ટિ હોતી નહી વ્યવહાર મે ભારતમાં તો હૈ સભી લોકો કે વિચારક કઈ કઈ સાહિત્યકારો વિવેચકો કવિઓ સભી કે લીએ હૈ કે ભાઈ જૈસી દૃષ્ટિ દ્રષ્ટિ હૈસી સૃષ્ટિ જીસકી જૈસી દૃષ્ટિ વૈસી ઉષ્ટિ લેકિસ તો બહુ જો દર્શન ખીલે હૈ કુદરતી બક્ષિશ હૈ જો તો ભાષામાં લખ લેતે હૈનિ સમાન્ય માણસ કોજા સકતે જ્ઞાન કે જરૂર નહીં વ્યવહાર વ્યવહાર વ્યવહાર ઢંગ સમજા વી સબસે અચ્છી બાત હૈ કાલમાં ખાસ કર કે પૂરા કલ્યાણ માર્ગ રહતોત્ર સાહેબ પૂરા કલ્યાણ માર્ગ સમજમાં આયા બળી લોકો લગતા કેસ કલ્યાણ માર્ગ ક્યા કલ્યાણ માર્ગ એ મેં અરુણ જો હું તો અરુણ ઓછા નિમિત્ત એક ઇન્સ્ટ્રુમેન્ટ નિમિત અગર અરુણ નહીં હે તો વાણી નહીં નિકલેગી ઇન્દ્રિયા કામ નહીં કરેગી લેકિન મેં અરુણ હું ઓ સારા નોર્મલ હો જાન ચાહી ક્યા બતા નમલ હો જાન ચાહી તો દ્રષ્ટિ મીલી હૈક દ્રષ્ટિ કા કેવર દર્શન ખુલ્લા હોતા હૈ કેવર એના પ્રગઢતા છે કેવળ મહિના હેર લી ક્ષાયક દ્રષ્ટિ ક્ષાયક દ્રષ્ટિ મહિના વ્યવહાર દ્રષ્ટિ અરુણ હું ઓ વ્યવહાર દ્રષ્ટિસે મેં શુદ્ધાત્મા હું એ મારા શુદ્ધાત્મા ઉપયોગ જો શુદ્ધાત્મા શુદ્ધાત્મા દ્રષ્ટિસે મેં ખુદ કો શુદ્ધાત્મા દ્રષ્ટિ કામ લે સકું અરુણ કે સાથ અરુણ કે વ્યવહાર દ્રષ્ટિ હું ઉપયોગ હૈકો તો ઉપયોગ ખાલી શુદ્ધાત્મા ચેતન મે હોતા હૈ ઉપયોગ એક ઇન્ડિકેટિવ ટ્રેટ હૈ તત્વો કા પુદગલ ઓ ચેતન શુદ્ધાત્મા દોન કા તો શુદ્ધાત્મા ઉપયોગ શબ્દ હ ઉપયોગ ઓ વ્યવહારમાં ઉપયોગ યુઝ અર્થ મેુ યૂઝ વાપર ઈસમ લેકિન ઉપયોગ નહીં બોલા જતા ઉપયોગ નહીં અગર બોલના હૈના ધર્મ છે હવે હવે ખુદ કોઈ સમજનારી આંખો હું આંખો દેખ રહી દેખ રહે હૈ આંખો બહાર તો સબ દેખ રહી તો દેખને વી આંખો કોમ દેખે ઓ શુદ્ધા કમર દ્રષ્ટિસે દેખ પાયોગ પૂરા સારા જીવન હૈ જબ ટુટક ટુટક હો કહી ભી હો એક સાઇન્ટિસ્ટ હૈન્સ્ટાઈન હૈ બરા બચપન હિ એક જગ્યા રહ લગા રોગી હૈગી અમને લગાતા યોગમાં ભારતમાં યોગી લે ક્રિયાકાંડમાં બહુ હોત એસા સાયન્ટિસ્ટ યોગી હોતે કોઈ કોઈ સાયન્ટિસ્ટ હોય ક્યાં તો ય તો સાયન્સ પૂરા પૂરા સાયન્સ કમ્પ્લીટ સાયન્સ કિરીટભાઈ સાહેબ કિરીટભાઈ કાં ગયે હા તરીટ હા બસ બસ એ પૂરા સાયન્સ હૈ તો સગરુ કરતા સ્વ નહીં કરતા સૂત્ર પામે જે જન એટલે આપણે મહાત્મા કેવર એના પ્રગટતા છે ઉપયોગમય વ્યવહાર દૃષ્ટિ હૈ સમાન્યતા હોયગી કે મેં અરુણ હું વ્યવહાર દ્રષ્ટિસે લેકિન અલગ મુજબ સબ અલ છે જી જો વ્યવહારમાં આતા સબસે નિકટ કા વ્યવહાર તો પત્ની કા હો પત્ની કો પતિ કા હોય સબસે નિકટ કાઇલિયે એ દોન કા મહત્વ દાદા ભગવાનને ફાઇલ સ્વરૂપે દીયા કે ભાઈ જીક એક દૂસરા દૂસરા દૂસરા દો મે સબ પૂરા વ્યવહાર સમજે કે નહી વ્યવહાર દ્રષ્ટિ સમાન્ય ઉપયોગમાં હોતી હૈપન હોય એક સમાન્ય ઉપયોગ એક વિશેષ ઉપયોગ ક્યાં બતા બોલો સામાન્ય ઉપયોગ બોલતે કે વ્યવહાર દ્રષ્ટિ હેખાઈ દેતા હૈ સમજમાં આતા સમાન્યતા સમજમાં આતા કે વ્યવહાર દ્રષ્ટિસે અલગ અલગ હૈકિન અલગ અલગ કૈસે હોવાલેસ મેં ખુદ ઓ વ્યવહારમાં એસ વિસ્તૃત નહી હોતા સ્પ્રેડ આઉટ નહીં હોતા સબ જગા મેં હોતા હું ને તો મુજે ખુદ કો દેખ લેતા હું મેં એ આસાન નહીં હૈ પ્રયોગ બી આપણા વ્યવહાર સબકા પ્રત્યેક કા વ્યવહાર જના બાકી હૈમે આના બોલના કે સમજ મે આજે આજે વિશ્વ મે જગત મેં કહી કહી પઢતે સબસે અચ્છા જ્ઞાન ક્યા મેલ અલગ ભાષામાં લીખ લેતા સબલો પરેશાન અલગ અલગ ભાષામાં આજ ભી એ ભૌતિક વિજ્ઞાન ખલાસીએ બુદ્ધિ ખીલી ઉકેણ આજે કેવલ આપણા અક્રમ વિજ્ઞાન જો સાયન્સ હૈ સાયન્સ કેંગ લોકો કો કામ મેચ મે આગે બતા ભાઈ સાહેબ સમજે ને હમે જ્ઞાન પાયા મેધ્ધાત્માઈને બોલને કોઈ જરૂર નહીં ખાલી વ્યવહાર સમજા વ્યવહારમાં તો ખુદ તો હૈ ને તું તો ખુદ કિસ ઢંગે અ સમજે તો વિભાવિકતા હૈ વિભાગતા ખુદ કો વ્યવહાર કે વિભાગતા કોઈ ખ્યાલ આવે કે એસા હૈ તો થોડી તો વિભાગિતા નિકલને કા માગ મિલેગા અવકાશ મેગા વિભાવ સમજે ને અક્રમ વિજ્ઞાની સતસાધન બતાએ સત હંમેશા સત્સવરૂપે હૈવન દરમિયાન પ્રાપ્ત હોય સાધન દે ગયે તો મહાત્મા નહીં દે લેકિન નિકલ ગયે કુદરતી દાદા તો દાદા કો તો શરૂ શરૂ શરૂમાં હુ પીછે નટુભાઈ સાહેબ આપણા નટુ કાકા બોલતે થયે નિમિત્ત બન ગયે નવ કલમો કે લી પશ્ચિમ વિકાસ હોય આજ તો સબ્તા પુત્રોને બહુ સબ જગા બાત કીધે નહીં સાધનો સત્સાધન એક એક સાધન એક એક કલમ નવ કલમો કે સમજાવ જીવન કમ પડેગા આપકો ખુદ કા જીવન આપ સોચો આપ ખુદ પહેલો પહેલી કલમ બોલો જીવાત્માનો માત્ર પણ અહમ ન દુભાય ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો મને કોઈ પણ દેહદારી જીવાત્માનો માત્ર પણ અહમ ન દુભાય આપો એટલે મારાથી કોઈનો અહમ ન દુભાવાય દુભાય નહી દુભાવાય દરેક પોત પોતાના માટે બોલીએ છીએ આપણે કારણ કે શરીર છે શરીર સાધન છે એ નિમિત્ત આખું નિમિત્ત ભાવ ખુલ્લો થવો અને પોતાની વ્યવહાર દ્રષ્ટિ સાથે નિમિત્ત કરતા પણ હું પેલું આવી જાય ઠીક સમજે ને દ્રષ્ટિ તો હૈ લેકિન ઉમે નીકળ ના જતા હે તો સમજમાં આતા આપને તો આરામસે આજ્ઞાધ્રમ ને એના પકડ લે લીયા ને તો બરાબર સમજમાં આતા હૈ કે વ્યવસ્થિત શક્તિ કરતા હૈ બહુ જ ઘેરી એ બાત બી બહુ ઘરી મજા આવતી હા સબ જગા ગુમતી માઉન્ટ તો સગુરુ કરતા સ્વનહી કરતા સૂત્ર પામે જે કેવળ એના પ્રગટ થશે સમજે જો જનગણ મન જો શબ્દ કહે જેમાં કહે તો બહુ સુરસ સારું રહે જે કારણ કે પ્રત્યેક વ્યક્તિને લાગુ પડે છે સમાજ દરેકને પોતાના વ્યક્તિએ પોતે પોતાની રીતે જ હોય વિકસવી જોઈ છે એટલે સમજે જો જનગણ જો સમજ એટલે જન મહાત્માઓ માટે જ છે આ પણ એ તો કવિરાજે સામાન્ય ભાવે લખાઈ ગયું એ પણ જનગણ મન જણગણ એટલે મનુષ્યો અને મનુષ્ય સમાજનું આખું જે ચલાવનારું તંત્ર છે મિકેનિકલ એડજસ્ટમેન્ટ છે આખી નેચરલી અને નેચર મારફતે બધાના માટે એક એક એક એક એક એક એક એક એક એક એક વ્યક્તિ માટે કામ કરતી આખી આ શક્તિ એની વિશાળતા તો ઘણી મોટી છે એ આખો લોક છે ને એ લોક પ્રમાણે પણ પર્ટિક્યુલરલી એ હ્યુમન બીંગ્સ માટે શું કહ્યું બોલો ખાસ કરીને વિશેષ ભાવે હ્યુમન બીંગ્સ માટે કારણ કે મનુષ્ય અને મનુષ્યનો દેહ એક જ એવો છે કે જેમાં એ આખી સમજ સો ટકા પૂરી કરી શકે છે એટલે કેવ જ્ઞાન એ સમજ આપણી વિકાસ થતી જાય અન્ડરસ્ટેન્ડિંગ સમજ અંડરસ્ટેન્ડિંગ અને અક્રમ વિજ્ઞાન અહીંયા બહુ કામમાં લાગે છે બીજા અને જ્ઞાન બ્યાનની વાત તો કોઈને એ નહીં દાદાએ પણ કહ્યું છે કે જે પુણ્ય સારી ભાગ સાથે જવાનું છે કે આપણી કોઈને આપવા પહોંચાડવાની કે કોઈને પ્રાપ્ત કરવાની કોઈની પોતાની સ્વતંત્ર સત્તા હોય નથી નથી આપ સમજાય ને ત્યાં ક્રિયા માત્ર જ નથી ત્યાં આગળ ખાલી કૃપાનો માર્ગ છે તો કેવળ કૃપા કેવળ કૃપા અને ક્રમ માર્ગમાં પણ કેવા કૃપા છે પણ ક્યારેય દસમા ગુણસ્થાન પછી જ છે દસમા ગૃપા આગળ નથી જ વાતું બારમું ટચ કરવું હોય તો બારમા ગુણસ્થાન કોક હોય અને દ્રષ્ટિ પરિત ઉચકાઈ જાય ફરી દઈ પણ આ છે ને ચાતકને મેઘની એના જેવો ગાઢ છે આ તો ચાતક પક્ષીને સ્વાતિ નક્ષત્ર પહેલું બળ અંદર પડે મોતી થઈ જાય એના જેવું આ કવિઓની કલ્પના એના જેવો ગાઢ છે સાહેબ એટલે એ માર્ગ બહુ ગજબો બહુ મુશ્કેલ છે ઘણો મુશ્કેલ છે રાજવ્યાજ કહો એ બધું કર્યા કરો ક્રમ આખો પણ હવે આ વસ્તુ જ આખી બની કે ક્રમ આખો બધો અસ્તવ્યસ્ત થયો એટલા માટે આ દાદાએ કહ્યું કે જવાબ આપી દો આ લોકોને બહુ એમને શરૂઆતમાં શરૂઆતમાં આ ચાર વર્ષ આમાં જ ગયેલા એમના શું કરમનું સમજાવવામાં બધા જે આવતા હતા એટલા જ બહુ થોડો વર્ગ હતો પણ આવતા હતા બધા છું મામાની પોર એટલે વણિકોની પોર જૈનોની પોર કહેવાય પાછી એટલે એ આવે ને બીજા બધા હોય થોડા ઘણા મિત્રોમાં તો દાદા મિત્રોનું સર્કલ બધાને કહી દીધેલું મારે હું જ મારો મિત્ર હું તમે ઘણો બધો ઊંચ છું તો મારા મિત્રો ખરા પણ મારું કશું કામ કરશો નહીં તમે તમારું કામ જ અડધી રાતે આવજો જમ્મે તાર આવશો ત્યારે હું ઊભો છું તમારા માટે કારણ કે કોઈને રડવાની જગ્યા મળતી નથી એક જગ્યાએ મૂકીને માથું મૂકીને રડીએ તોય રડવા થાય માણસ તો પણ જોજો તમે આપણે એટલા સુધી તો મહાત્માઓ થોડે એટલે એકબીજાએ આપવું જવું જોઈએ હં શું કે છે બોલ ને આજે આ આમંત્રણમાં છો ને સોની સોની ને શાહ શાહ શાહ બરાબર સા છે Darshan. આપણે જગતમાં આમ છૂટું જગતમાં બોલો કરવામાં આવે છે તે જગત ને પોસાય આ ના પણ પોષાય જગત ને પોસાય ના પણ પોષાય છતાં હું કઈ કરતો નથી સામાન્ય ઉપયોગ કયો એ સામાન્ય ઉપયોગ આ પરિણામ લાવે આપણને શું કહ્યું આખો કામ કરતી હોય પણ આંખો એટલી બધી સામાન્ય બધા દરેક જગ્યા એ પોતે હું જ દેખવાય એટલે વ્યવહારમાં આવે વ્યવહારમાં કોઈ જ વ્યવહારમાં આવવાનો પ્રસંગ બને ત્યારે વ્યવહારથી આવે પણ એને બોલવું નથી પડતું કોઈ વ્યવહારથી આવું છું એને બોલવું ના પડે કશું જ નહીં એ તો અંદર જ જેવ કરે આ સહજતા છે બધી આ સરળ સરળતા અંદરની આપણી આજ્ઞા દરમિયાન કરીને જેટલી આપણામાં ખુલ્લી થઈ એટલી આપણા મન વચન કાયા વાંક બધા નીકળે એટલે સરળ થતું જતું જાય સમજાયું ને એટલે બધું છે આ લાઈનો ત્રિકાર જ્ઞાની ગણાશે નીચ અનુભવમાં મોક્ષ ગાશે એટલે અનુભવ છે આખો ત્રિકાર જ્ઞાની ગણાશે ત્રિકા જ્ઞાની એટલે કેવળ અવસ્થા માત્ર કુદરતી રત્ના છે તેનો કોઈ બાપોય રચના વ્યવસ્થિત છે આ એને પચ્યું હશે અને એ પ્રમાણે એને રહ્યા કરતું હશે એટલે કાયમ એ ક્ષણ ક્ષણથી જીવતો હશે એને ત્રિક જ્ઞાન કહેવાય ત્રિકાર જ્ઞાન ક્ષણક્ષણ આજના કાળમાં એને વર્તમાન શબ્દ વપરાય છે એટલે પોતે શ્વાસ ચાલે છે તો વર્તમાન ક્યાં ને અગર શ્વાસ નહીં ચલતા હોય તો વર્તમાન કૈસા આયા તો વર્તમાન ઉી કો ત્રિકાર ત્રિકાર કા જ્ઞાન બોલતેર મનુષ્ય સમાજ મે ત્રિકાર જ્ઞાન ઉમે ભૂતકાર ભવિષ્યકાર દોસામે આ ભવિષ્યકાર કિસા હાથમાં નહીં હૈ ભૂતકાર તો ભૂતકાર સભી લગ મનુષ્ય સમજતે ફરભી કિસી છોડતા નહીં કિસી કો આજ હમ મહે મહમા ભૂતકાળ કાશ આતી રહે આતી રહે સબકો આતી હૈ વર્તમાન કાલ વો ત્રિકાર જ્ઞાન હૈ અનુભવ મોક્ષમાંગાશે સમજે જો ગવર્મેન્ટ દેટ મીન્સ બને વ્યવસ્થિત સાહેબ એટલે સમષ્ટિ સમષ્ટિ ચાલો બહુ અચ્છા હૈના બહુ એક નાનુપદ લઈ લો સાહેબ સરસ લો સાહેબ ને આજે બે એક પ્રકાશન છે એક પુસ્તકનું અને દિવ પછી લઈએ પછી થોડોક સત્સંગ છે બાકી કરી લઈશું આપણે અને પછી પૂર્ણ થશે ઓકે દાદા ચોક્કસ જાતક ને મેની પ્રીત પુરાતન જાતકને મેની પ્રીત પુરાતન મારો ને પ્રભુ સ્નેહ સનાતન મારો ને પ્રભુ સ્નેહ સ તકને મેઘની પ્રીત પુરાતન તક ને મેઘની પ્રીત પુરાતન મારો ને પ્રભુ સેહ સનાતન મારો ને પ્રભુ સેહ સનાતન ફૂલ ને સુગંધ કદી છૂટા પડે નઈ ભૂલને સુગંધ કરી છૂટા પડે નઈ વાદળવાળી નસન જુદા જડે નઈ વાદળ વાળી નસન જુદા જડે જુલ ને મજુદા તોય બે હુએ કમલ રાજને મજુદા તોય બે હુએ કમલ મારો પ્રભુ જિનો સ્નેહ સનાતન મારો પ્રભુ જિનો સ્નેહ સનાતન ચાતક ને મેની પ્રીત પુરાતન યા ધને મેઘની પ્રીત પુરાત મારો ને દા જ સ્નેહ સનાતન મારો દિનો સ્નેહ સનાદ ન નલિન વેદ પામવા દ ભર બ્રહ્મર પર લલિન વેદ દઈ ડૂબી પ્રાણ ને પણ વિષ દત્તા માઈ ડૂબી પ્રાણ ને પણ વિ આયુષ્ય અંત બને શુદ્ધ પ્રીતકાર આયુષ્ય અંત બને શુદ્ધ પ્રીતકાર મારો ને પ્રભુજી નો સ્નેહ સનાથ સરગમ સુગી મરડુ અરદનવાડી સર સુગી પામી સકે સહુ મોક્ષ નવનીત શ્રાવણ મારે સ્વ કરે નવનીત શ્રાવણ મારો ને પ્રભુજી સ્નેહ સનાતન રૂપ મોક્ષ જ્ઞાન દેવ જ્ઞાન પ્રેમ સ્વરૂપ મોક્ષ જ્ઞાન નિજ આત્મરમણા કેવળ પ્રકાશ માન નિજ કેવળ પ્રકાશ માન હું અભેદ પ્રજ્ઞ પુજારણ હો અભેદ પ્રેમીને પ્રજ્ઞાસ પુજાર આ અભેદ પ્રીતમાં નિર્તન પ્રકાશન આ અવેદ પ્રીતમા નિર્તન પ્રકાશ જાક મે ગની પ્રીત પુરાતન ચાતક ને મેની પ્રીત પુરાતન મારો ને પ્રભુ જ નો સનાતન મારો પ્રભુ જી સરઆત્માનું પદ બહુ સુંદર લખાઈ ગયું છે બહુ સુંદર લખાઈ ગયું છે એ આપણે શુદ્ધાત્મા અને ફાઇલ એ બેના સંદર્ભનું જ આ પદ છે આખું તો કવિ યાદનો અનુભવ લખ્યો અને પદમાં વણાઈ ગયું હું શુદ્ધાત્માના ફાઇલ અને આપણને લાગે કે દાદા અને હું એક જ છીએ એ બધાને જ અનુભવ થાય આ આવે બધું જ થાય દાદા એટલે જ્ઞાની પુરુષ દાદા એટલે જ્ઞાની પુરુષ નામની દુનિયામાં અનામ એક જ શબ્દ હોય તો એ દાદા છે પણ દાદા કોણ કેવાય એ સમજો સમજવાનું એટલે આજના જમાનામાં એ સમજણ પડવી એ બહુ અઘરી છે બહુ હમ એટલે વ્યવહારમાં એ દાદાઓ હોય છે પણ આ દાદાઓને દાદા એવા દાદા છે એટલે દાદાએ કહ્યું કે આખા જગતને મારી ધોતીની ઓટીમાં ગાલીનું ફરું છું કે છે ઓટીમાં ગાલીને ફરું છું આખા જગતને હમ જયેન્દ્રભાઈ હં જે અને આ બધા દરેક મહાત્માને આપણે દ્રષ્ટિ મળી છે એટલે કે આપણે જગત એટલે શું કે આ મન વચન કાયા જગત એ શબ્દમાં વિશ્વ એ શબ્દ એના આપણે આર્થમાં એ ઉપયોગપૂર્વક આપણે લેવાનું હંમેશા આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે એટલે તરત જ આપણે બોલતી વખત આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે આટલું અંદર રહેવું જોઈએ આપણું ઉપયોગ ના હોય તો આપણે નાટકે કરી લેવું જોઈએ પોતાનું હમ હવે આમ થયું અને આમે બહારને કરી દેવું પડે પાછું બધું આવું નાટક કરીને બધું આપણે ગોઠવવું પડે એમનો ઉપયોગ આપણો આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે છે તે જગતને પોષાય ના પોસાય એટલે આ જગતને અંદરથી પોષાય કે બહારના એના જગતમાં બહારથી એને પોસાય બહારના ના પોસાય આપણી જોડે આપણને બહારને નાપુસાય આપણું અંદરનું આપણને નાપૂછાય સમજ્યું કે નહીં આ બધી અંદર ને બહાર બે છે ને ખરું અંદર જવાનું છે આપણું વિજ્ઞાન છતાં પણ હું કંઈ કરતો નથી હું કંઈ કરતો નથી હા કરતા સ્વ કરતા એ નિરંતર ખ્યાલ રહેવો ખ્યાલ એ દર્શન દ્રષ્ટિને લાગુ પડે છે અને કંઈ એ સમકીત દ્રષ્ટિને જ લાગુ પડે છે બીજી નહીં અને આ તો ક્ષાયક છે આખું ક્ષાયક છે વધતા વધતા અડધી મિનિટ મિનિટ આ થાય અરે એક બે મિનિટ રહેતો બહુ સરસ કહેવાય એવું દાદા એ કઈ લચનો છે એમના અને આવું દસ મિનિટ રહેતો આનંદ શરૂઆત થઈ ગઈ તમારી તારે એ કલાક સ્થિર રહી શકે છે કલાક અને આપણા માતાને દરેકને જો ઉપયોગમાં જોશે પુત્રને જોવે ધ્યાનથી તો એવા સમય જાય છે પણ અખંડ નથી જતા એ જોજો તમે અને આ જ આપણું જીવન છે સત્સંગના નિમેતો બહાર જઈએ ખરા પણ પોતે પોતાના સ્વાધ્યાય સ્વરૂપે આ બહુ અગત્યનું છે સ્વાધ્યાય એ તો બધાને એક સરખો જ કામ લાગે સ્વાધ્યાય સ્વઅધ્યાય અધ્યાય શબ્દ બહુ મોટો છે અધ્યાય શબ્દ અભ્યાસ અને અધ્યાસ આ બે માંથી ઉદભવેલો શબ્દ છે અધ્યાય પણ એ અધ્યાત્મ ભાષામાં ભાષાનો શબ્દ છે સ્થિર થઈ જવું ત્યાં આગળ અધ્યાસ કે છે અને હું કનુભય છું અને કનુભય સ્થિર થવું એને અધ્યાસ કહેવાય છે શું કેવાય છે પણ એ પર અધ્યાસ છે આ સ્વઅધ્યાસ છે એટલે સ્વાધ્યાય શબ્દ બહુ અગત્યનો આવ્યો સ્વ અધ્યાય આપણે બધા જ આજ્ઞા પ્રમાણે અંદરનું જીવન જીવી બધું સ્વાધ્યાય જીવન કહેવાય સ્વાધ્યાયી અને આ મહાત્મા માત્ર માટે આટલું જ રહ્યું બધા માટે કોઈ અપવાદ નહીં આમાં બધા માટે એટલે આપણું જેટલું સ્વાધ્યાયપણે અર્થાત સ્વઅભ્યાસપણે શું કહ્યું એટલે શ્રદ્ધ અશુદ્ધાત્મા હું શુદ્ધાત્મ પહોંચ્યા વ્યવહારિક અનુભય છે એ પ્રમાણે સ્વઅધ્યાય કહેવાય સમજાયું ને સ્વાધ્યાય એટલે એનો અધ્યાસ થઈ જવો જોઈએ સ્વનો સુરભી સાહેબ સ્વનો અધ્યાસ એ અધ્યાસ શબ્દ બહુ એટલે અધ્યાસ શબ્દ વ્યવહારમાં તો આ જ કહેવાય છે એટલે અભ્યાસ શબ્દ બહુ અગત્યનો છે આપણે કોલેજમાં ભણીએ સ્કૂલમાં ભણીએ છોકરાઓ હોઈએ બધું હોઈએ કોઈ પણ વસ્તુ કરવી તો એનું પુનરાવર્તન કરવું પડે છે જેને અભ્યાસ કહેવાય છે આપણે શું એ પણ અભ્યાસ એ અભ્યાસ પૂર્ણ જીવન ખીલું હોય બધું એ બધાને આપે અમારા જયેન્દ્રભાઈ આપે છે ને બધાને જો એકલા વગરના મીંડા આપી દીધા સાહેબ જુઓ એકલા વગરના મીંડા હોય કેવું હતું શું હતું કે એકલા અટોળ ંગલા રંગલીનું સુધીર ભાઈ એક સૂચન કર્યું છે આ બધું કાઢે છે બહુ કાઢે છે દાદા ભગવાન એમાંથી આ મટીરિયલ બધો મળ્યો ને એમાંથી ખૂબ કાઢ્યું છે એમને એમનો બહુ ભાવ છેડો આવ્યો નથી કે છે ઘણું થયું આવે બીજા બધા લોકો એ કરે એના કરતા આપણે ધીમે ધીમે લઈએ આપણે આપણે સમય થયો છે આ એક થોડું નાની વસ્તુ લઈ જઈ ટી કે સિંહ આપ કા ગયા અમિતા સિંગાપુર થી એ તો મારે વાત થઈ ગઈ અને એને એનો ફોન કરજો કાલે જ ફોન આવ લોકો જાય છે ન્યૂઝીલેન્ડ એટલે મેં વાત કરી છે એમાં કહેશભાઈને મળીશું આવું ક્યાં છે એટલે એને બે પૂછ્યા છે એટલે મને અત્યારે તો ત્યાં છે કેમનું સમજાવું એને એમ દેખાતું હશે અમિતા જો અહીંયા કેલનપુરી દાદા ભગવાનના તીર્થ ક્ષેત્રમાં થાય છે વાતો સત્સંગ એમાં હું ત્યાં બે પ્રશ્નો કર્યા છે અનુભવ શ્રેણી ત્રણ માંથી સૂત્ર અંદરમાં પાકા થઈ ગયેલા એટલે ભાંજગળ જ નહી ને આટલું નાનું સૂત્ર છે બોલો છે એટલે બધું અમિતામાં તારે એટલું જ લાગવું પડે તને એમને બધા બેઠા બધા એક જ લાગુ પડે આ તો પણ કઈ રિયલ ભાષા હું શુદ્ધાર્થમાં છું તે અંદરની આ રિલેટિવ ભાષા મારી અમિતાની ચાલે છે એ રિલેટિવ ભાષામાં હું શુદ્ધાર્થમાં છું એ ભાષામાં એની બધું એનું વ્યવહાર કર્યા કરું એ રીતે મારો વ્યવહાર એની જોડે મારે મારી રીતે જ ચાલે કરે મારી અંતર ભાષામાં મારી જોડે હું દ્રષ્ટિ અને અમિત અંદર કોઈ કશું ના હોય તો અંદર તો ચાલ્યા જ કરવાનું કોઈ બંધ નથી રહેતી એ કારણ કે મોટા મોટી અંદરની જ ભાષા છે અનુભવ માટે ત્યાં જવાનું ચાલ્યા વાણી ટેપ રેકોર્ડ કહી એ તો બોલવા અપાને આપણે બધા એકબીજાના વ્યવહારમાં પાણી આવે છે માટે કહેલું છે કે એમાં સમજ પડે તો અંદર જવાય નહીં તો જવાય કેમ કરીને બોલાતી વાણી ટેપ રેકોર્ડ છે પહેરું આ તો જેમને આપણે નીચેથી ભણતાં ભણતાં ઉપર જે છે એના જેવી વાત છે હમ એટલે અંદરની ભાષામાં પાકા થાય એટલે આપણે હું શુદ્ધાત્મા છું રિયલ ભાષા આપણી એ રિયલ ભાષા શબ્દ સાથે બોલીએ છીએ પ્રજ્ઞાએ કરીને આપણે અંતર આત્મદશાએ છીએ હું શુદ્ધાત્મા છું અમિતા આપેલા નંબરની મારી ફાઇ છે પરંતુ આજે મને ભાનમાં આવી ગયું છે હું શુદ્ધ આત્મા છું એ વચ્ચેની દશા છે એ વચ્ચેની દશા આપણે ભાષા રૂપી રીતે કામમાં લેવાની અંદર વ્યવહારની ભાષા કહેવાય છે અમિતાની તો એમાં એ રીતે આ સમજવાનું છે પછી બીજું સૂત્ર તમે પૂછ્યું છે સૂત્ર નંબર વીસ પોતાની પ્રકૃતિ ભેરસેવાળી છે કે ચોખ્ખી છે બોલો દરેક ને જનજીવ આવ્યો હોય એ બધો પણ એમાં અંદર થી આપણે જીવીએ છીએ ઘરમાં ગરમા જોડે જોડે રહેતા હોય તો દરેક ને પોતે તો જીવે જ છે ને એટલે એ જાગૃતિ એ જાગૃતિ કેવાય ખ્યાલ આવ્યો ને અમારું મંદર બાર હું જોયા કરું છું ને એમને જોયા કરું છું અમારે આખો દરમ બોલવાનો વ્યવહાર ના થાય પણ છતાંય વાતો ચાલતી હોય બધી ચાલતી હોય અમારી સોનલ અહીંયા રહેશે ફોન શું છે કઈ બોલ ભાઈ શું કામ છે ફોન કર્યો છે કોઈ દાડો વાત કરો કે અમને દાદા ભગવાને બહુ બહુ નાના હતા ત્યાંની વાત છે એટલી વાત જુદી છે અને એ જાણે હું જાણવું બે વિચારીએ એટલે દાદા એ આપણે ફાધર સન હોય છતાં ફાધરને સનને ફાધર છું એવું સનને જો સ્વાદ લાગે તો હું છું પણ ફાધર છે ખરા એ તો મારે કહેવા પડે ને ફાધર છે ઘરમાં છીએ તો એટલે ફાધરને સન માટે એવું લાગે તારે કામ મજા આવે જનતિ મારા પર રસ્તો નહીં હો તમે આવો રજા કરો છો સાચી બધા સમજવું પડશે દરેકને હિસાબ પ્રમાણે એમ ના મળે અને ફટકો મારે અમારે બે તો કહી દીધું અને પછી અમને વિધિ કરવાની અમુક વર્ષ સંખ્યા વધી ને પછી કયું તમારે બે ના હોય તમારે શું જરૂર છે હવે વિતરાગ માગો છો વિતરાક છે નથી પડતી ગયા છે આ પલાઠી વાળીને તો બે ગયા છે હાથને મૂકીને આથી આપી શકતા નથી પહેલે નથી હું આપવાના તમને કે બધાને તો કેટલા સવા સંસારો વ્યવહારો કંઈ ને કંઈ આવે આ હોય તે હોય કેટલી બધી પરિસ્થિતિઓ આવે છે એટલે એમના માટે બંધ કરી દીતી એમને તરસ બહુ થઈ ગઈ તાર પુષ્કર ઘણી પાર વગર એટલે પોતાની પ્રકૃતિ ભેરભરસા ભેરસેરવાળી છે કે નહીં એટલે શું કે આ રિલેટીવ પોઈન્ટથી હું કનુવાય છું એમાં હું રિયલ વ્યૂ પે તું શુદ્ધાત્મા છું એમાં કનુભાઈમાં હું ભણું નહીં ને મારી શુદ્ધાત્મા દ્રષ્ટિએ કરીને સમજાવ્યું જ નહીં અને રિલેટીવ દ્રષ્ટિમાં હું કનુભુ છીએ પછી મને હું કનુભુ છું મનાવવાળી હોય ના રહેવી ના જોઈએ ત્યારે એ ભીરસેરવારી કહેવાય હોય ત્યાં સુધી ભીરસેરવારી અહીંયા આગળ સ્વાધ્યાયથી આપણે આમાં આટલું સ્ટેબલ થઈ જવું પડશે એટલે કે એમાં સરળતા અને સીધા સીધાપણું ત્યાં આગળ થાય સીધાપણું થાય એટલું સરળપણ થાય અને સરળપૂર્ણ થાય એટલું આપણું સાહજિકતાનું જીવન બધું ચાલ્યું જાય સાહજિકતામાં જાય જીવન ઘણાને બધું સાહજિકતા તો હોય જ છે પણ ધીમે ધીમે પ્રગતિ કર્યા કરે બધા દરેક એટલે અમે થઈ ગયું એક જ રહ્યું છે આપણા કિરીટભાઈ સાહેબનું એ બે મિનિટ લાગશે કિરીટભાઈ સાહેબને આ કાગળ કૈથી લાવ્યા જેએસએસ યુથ એનો બ્લોગ આવ્યો એમને આ બ્લોગ શબ્દ બહુ અગત્યનો છે અમને સમજ નથી પડતી અમારા બિપિનભાઈ ભાઈ સમજી લીધું કે આ બ્લોગ શું ને ટ્વિટર શું ને બધું મને સમજાવ્યા કરે બ્લોગ કે છે એટલે આજે બ્લોગ ને આ બધી ભાષા બહુ ચાલે એ બ્લોગ શું છે સાહેબ મને સમજાવશો બ્લોગ એટલે શું બી એલ ઓજી કોઈ નથી બ્લોગ એટલે શું કિરીટભાઈ તમે કો તમે સાયન્ટિસ્ટ છો તો મોટા બોલવાનું આપો એમને બોલવાનું આપો તમે આવું પડે છે કેટલું વખત ઈમેલ આવેલું ઈમેલ આવેલું એવું લખ્યું છે કે એટલે બ્લોગ એટલે આપણે ન્યુઝપેપર માં કલમ કહીએ ને એના જેવું કેવા ઈમેલ મોકલો બ્લોક કેવા સમજાવે પોતાનો મત આપવાય ન જાહેર ચર્ચાત બધા માટે હોય ને જાહેર ચર્ચા જેવું દાદાજી જાહેર ચર્ચા બે હજાર પાંચ ના સત્યાવીસ મુ લખ્યું છે આપે સર્કલ કર્યું છે સૂત્ર છે સૂત્ર અચ્છા એ વાક્ય છે લખીએ આપડે એટલે આ સૂત્ર વિશે વિશેષ સમજણ માંગે છે સમાજનું તંત્ર પણ સમાજનું તંત્રમાં સમાજની ગોઠવણી હોવી જોઈએ મનુષ્ય સમાજ તરફ જીવવાની બધી કે આખા ભારત આટલો મોટો દેશ છે આટલી બધી વસ્તી છે હવા બિલિયન પચીસ કરોડ એમાં બધા લાગુ પડે એવું કઈક હોવું જોઈએનારા હોય એમને અંદર ઝઘડા થાય તો જાય કઈ ને આગળ અને જેનું સંભાળે એમના તો ઝઘડા હોય જ એ તો એમને સંભાળનારા જોઈશે ક્યાં બધા એ તો સમાજ છે ને કાંઈ દેશ ના લેવલે દેશનું કામ કરે સ્ટેટ ના લેવલે સ્ટેટ નું કામ કરે શહેરના શહેરના લેવલે ગામ લેવલે બધું કામ કર્યા જ કરે તો થ્રુઆઉટ સમજ્યા કે નહીં અને એના માટે ઝઘડા કર જઈએ ક્યાં તો કે એની વ્યવસ્થા કરવી પડે એ બધા સરકમસ્ટન્શિયલ એવિડન્સ એટલે તમે સુપ્રીમ કોર્ટમાં જાઓ તો સરકમસ્ટેન્શિયલ એવિડન્સ ખાસ માગે પણ કેવા માગે કે તમે તમારી પાંચ ઇન્દ્રથી અનુકૂળ ખાસ કરીને આંખોનું કાનૂન સાંભળેલું સાંભળે ખરા પણ કે આંખે જોયેલું અત્યારે માનીએ અમે કહે છે અને સાચું હોય તો ઉડી જાય ત્યાં આગળ એટલે માનું માણસની કોટો અત્યારે કેવી થઈ ગઈ છે કે પિત્તરને સોનું પુરવાર કરી શકે શું અને સોનાને પિત્તરમાં ખપાઈ નાખે જાણી નથી કરતી એમની સત્તા નથી પણ આજનો સમય એવો થઈ ગયો છે આજનો સમય એવો થઈ ગયો છે એવો મારે જનદીશભાઈ સાહેબ કહે છે મને તમે સમજાવ્યું હતું મને હે સોનાને પિત્તર બાણાવી નાખે અને પિત્તરને સોનામાં ખપાઈ નાખે એવું બને છે એને સરકમશન છે એવિડન્સ કયા અને સાયન્ટિફિક શું વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા અને સંયોગિક પુરાવા સમાજને લાગુ પડે છે માણસના સમાજને અને વૈજ્ઞાનિક સંયોગિક પુરાવા ચારે ગતિના જીવોને લાગુ પડે છે પરંતુ એમાં મુખ્ય મનુષ્યોને લાગુ પડે છે મનુષ્યોને કારણ કે મનુષ્ય એક જ એવું પ્રાણી છે કે ચારે ગતિમાં ભટક છે આ ભટકામણી શું છે હું કોણ છું આ બે રીતે બધું સારી રીતે સમજાવનાર યોગ મળી ગયો કોઈનો તો કામ થઈ જાય એ કૃપા કૃપા એટલે ક્રમ માર્ગ જ્ઞાનીઓ થાય છે નથી થતા એવું નથી પરંતુ અજારો વખતે કોઈક એવો તટસ્થ જ્ઞાની મળે તો આ કાળમાં એક આ કૃપાળો દેવો હતા તટસ્થ આ કાળમાં મારી ભગવાન પછી આખા કાળમાં કહું છું ત્યારે એવા બુદ્ધિશાળી તો બધા ઘણા આચાર્યો જૈનોમાં કેટલા સાહિત્ય થાય છે પાર વગરના પાર વગરના સાહિત્ય થાય છે સમજાયું ને પણ દ્રષ્ટિ મળીને દ્રષ્ટિથી જો આપણે સમજાવવા જે બની શકવું નથી ક્રમ માર્ગમાં ક્રમ માર્ગમાં કેવી રીતે પોતે સૌરો થાય એ બધા સમજાઈ શકાય છે એ બધું સમજાવી શકાય ક્રમ માર્ગમાં મળ્યું હોય તો એ પણ અને અક્રમમાં વ્યવહારમાં વ્યવહારથી બધું વાતો કરવી પડે છે અને એમાં પોતાની પાસે જ્ઞાન છે એટલે જ્ઞાન તો બધામાં પડેલું છે પણ ઢંકાયેલું છે એટલું જ એટલે એમાં સમજણ તો છે જ બધા મનુષ્ય છે જ ગમે તેમ તો એટલે જેનો જેવો યોગ એ પ્રમાણે કરી શકો તમે બધું જ થઈ શકે એટલે સાયન્ટિફિક સકમ સંશીલ એટલે વિજ્ઞાન એટલે જગત આખું એ બધી માથાકૂટો કરે છે ક્યાં સમજાવું આવું આપણને સીધે સીધું જ્ઞાન મળી ગયું કે હું સુધારમાં બધા સંયોગો શું કહ્યું બોલો સંયોગો અને હકીકત ના શકીએ સંયોગ છે એવું એટલા માટે કહ્યું કે વિયોગી સ્વભાવ છે એનો એટલે એનો સ્વભાવ પણ આપણને બતાવી દીધો શું કહ્યું વિયોગી સ્વભાવ બતાવી દીધો કારણ કે આજે એવી આપણી સમજણ નથી મન વચનકા એવા નથી કે એમાં અધ્યાહાર ઇમ્પ્લોયડ હોય તે આપણે સમજી લઈએ એ તો આ મળ્યું એટલે બધાને ઇઝી થઈ ગયું છે વાંધો નહીં અને જ્ઞાન કોને કહેવાય ખુલ્લું થઈ ગયું પછી જ્ઞાન રહેતું જ નથી ત્યાં સુધી બધાને માટે રહસ્ય લાગે છે ગુડ રહસ્ય આપ સમજ્યા બરાબર સાયન્સ વિજ્ઞાન અને એ મન વચનકાનું મનુષ્યનું જીવન એ સાયન્ટિફિકલી જીવાતું એક જીવન છે એ સાયન્સ સમજાવવાની જરૂર છે કે સાયન્સ એટલે શું સાયન્સ એટલે ગપ્પુ નહીં ગપુ નહીં એટલે હકીકત સાયન્સ એ ફિક્શન નથી એ કલ્પના નથી એ ધારણા નથી એ વિકલ્પ નથી એ હકીકત છે સમજાયું કે સાયન્સ એટલા માટે કયું અને આજે ભૌતિક વિજ્ઞાનમાં પણ એ લોકો એમની ભાષામાં જે સાયન્સ કે છે તે રીતે એ પણ છેલ્લા જવાબ તો આપતા જ નથી છેલ્લે કઈ જ છે કોઈનો પાસે જવાબ નથી આ વાત સમજાઈ છેલ્લો જવાબ નથી એમની પાસે હા બોલો પાંચ મિનિટ લઈએ ભાઈ બોલજો દાદા પણ એવિડન્સ છે બે એક લૌકિક ભાષા છે અલૌકિક છે આખા ચલક ને ચલાવનાર સમજણ કોની પાસે હશે એ સમજ પણ એ તમે ગમે તમને કોઈ ને આપી નહી શકાય એટલે તમારા અનુભવ પ્રમાણે ક્યાં સુધી થોડું કોઈ જે હશે એને બાગમાં આવ્યું હશે એટલે સમજી લે અને સમજી લે એટલો જરાક એને સરખાઈ પણ થાય એનું આ વાત બહુ ઘેરી છે બહુ ઘેરી છે દરેકે પોતે પોતાની અંદર જ પડે જીવવું જ પડે અને વ્યવહાર અવસર બધું તમને વ્યવહારમાં રાક્ષક છોડશે નહીં અને કારણ કે આપણે બધા ભરી પડ્યા છે અંદર એક વાત નાટુકભાઈ સાહેબ આપણા જૂના હતા તમે તો બહુ પછી તે આવ્યા છો પણ એ આપણા જૂના મહાત્મા હતા નટુભાઈને કવિરા સાથે લગભગ નજીક નજીકમાં આવી ગયેલા અમારા ગામના પાછા તેમાં દાદા ભગવાન કે છે આ નાટક શબ્દ છે ને ડ્રામેટિક જીવન છે અને અમે આ શેક્સપીયરને શું જ્ઞાન હતું શાના માટે એને કહ્યું કે આ જગત એક મોટો સ્ટેજ છે ને આપણે બધા એના પ્લેયરો છીએ નાટકો અને કયા જ્ઞાન હતું અને એની કુદરતી છે એની બક્ષિસ છે એક જાતની નેચરની સમજાય છે બધા એના બધું આટલું બધું વેસ્ટને જોવામાં આવ્યું ત્યારે પણ પછી આ મોડું થાય એનો ઉમર થઈ જાય આવે તો કર્યો કિરીટભાઈ બરનાટ શો હતા પ્યોર વેજીટેરિયન પ્યોર પ્યોર આજના જૈન ફૂડ વાળા જૈન વાળા જૈન ફૂડ કહે છે ને એના કરતા બહુ સારો વેજીટેરિયન હતોય તે રોયલ ટેબલ પર રોયલ એને ઇન્વિટેશન મળીને ગયો તમે જાણો છો આ બધું અને કહ્યું બધા ખાવા લાગ્યા બધું તો પેલો ના લઉં પૂછી એને પૂછવામાં અરે આ બધું છે લો આટલું સુંદર મૂકી છે રોયલ ટેબલ છે તો મહારાણીજીનું હા બરોબર છે પરંતુ હું પ્રાણીઓ બધા પણ મારા જઠરમાં હું ના નાખું આવું બોલ્યું અને એને મેં સાંભળ્યું છે કે એને તો એવી ભાવના થઈ કે જો પુનઃ હોય તો મારો જન્મ ભારત જ થાય ઈન્ડિયામાં જ થાય અને તે બઉ સારા સંસ્કારી આવા જૈન એ બહુ ભણેલા છે આપડા કિરીટભાઈ પીએચડી મતલબ સિંગલ કે બે પીએચડી કરી હતી બહુ ભણે બહુ બહુ ભાવનગર છે દાદા એ ભાવનગરી માલ ને બહુ વખાણ્યો છે આના પર તો તમે મારી જોડે આવજો વધારે આપણે વાતો કરીશું લઈ લો ભાઈ હવે હરીશભાઈ આ કોણ છે આપડે એક કોણ નામ બહુ પ્રવીણચંદ્ર પરમાર ક્યાં ગયા તો તમે રૂમમાં મળો ચાલો ચાલો રૂમમાં મળો અને ધીરુભાઈ કાઠાની આવે તમે પછી પૂછજો ને હા અમે બે કલાક માટે અમેરિકા અરે અમદાવાદ આપવાના છે ને તારે લઈ જા એમને આપી દો ભાઈ તમારી પાસે રાખો બે કલાક માટે આઈશું એ પછી દિવસ તો જયારે થશે ખરો એવું લાગે છે નહી તમે દાદાશ્રી મહાત્મા આવી ગમત થાય મજા આવે જરા કે દશા સ્વાભાવિક દશામાં ક્યાં અંતર હે શું નામ આપનું સંયમ સેમ લીયા આપને સંયમ નહી કે શું કે છે એ બ્રહ્મચર્ય વ્રત નહીં ચાલેગા ગાઈડ કરવા વાળા હોના જરૂર હૈ કલયુગમાં એડમિશન ડિફિકલ્ટરા પરિક્ષા બહુ લેતા બોલતે પરેશાનજી હા એડમિશન પાંચ ગમિટી પાંચ બેઠી અને બીજું કઈ ડિવીડીયો છે આજે સુરેશભાઈ આપડે તૈયાર કરી છે ને બીજી કઈક એનો આખો સેટ આવ્યો છે એ પ્રશ્ન આપતો પુત્ર અભી ને આખી કોઈ કેસી ઉભો વાત કરી લે અને પાછા શાહ સાહેબ ની બીજો બીજી બાજુ છે સિક્કા ની વાત છે રાધેશમભાઈ આયા છે સાહેબ હા તે પાઠક સાહેબ આટલી ઉંમર થઈ છે પણ આજે ગજબ નું કામ કરે છે મંજુર છે મંજૂર ગમે ને રૂમ માં કરી સકરસંગ વતી અને જરા જગદીશું સંઘપતિ જગદીશભાઈ આપણા સર્વતી આપતો પુત્ર વતી સકરસંઘ પતિ સુધીરભાઈ સાહેબ અને જગદીશભાઈ દાદા નું પૂજન કરે છે મેરે દા ખોવા સીરોવા હવે આપ અપનો લઈ લો દીકરા મને પણ મોકળો થોડક હે તમય જોડે રહે છે ને જો હા તો અહીં મેરે પર મોકળો થોડક હે બોલી દર્મીશાઈ કો લેઈ જા દાદા કે હે જો દેખાય છે બજાર પણ નથી રાત્રે બજાર છે કોઈ વિચાર દેખાય ઉર આટકે બજાર જોતા હોય છે જારે ચાલો સુધીભાઈ જય સચિદાન દાદાજીએ કેટલું બધું લઘુપણું આપણે અનુભવ્યું અને તિલક સંઘ પછીને કરે છે ખરેખર તો આપણા સંગે દાદાજીને કરવાનું હોય હવે આપણે આખી વાર્તા આગળ વધારીએ દાદાજી પરદેશ જાય છે આપણી સાથે જ છે પણ એમાં એક પ્રાર્થના રૂપે હું આ આપણી આગળ રજૂઆત કરું છું પ્રગટ પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ પૂજ્ય અનુદાદાજી પૂજનીય આપો કવિરાજ નવનીતજી સુગ્ન મહાત્મા તથા જય શચિદાનંદ સંઘના વરિષ્ઠ સંઘપતિ અક્રમવિજ્ઞાનના પ્રક્રિ પ્રગટીકરણના છ દાયકા ઉપરાંત વીતી ગયા છે આ છ દાયકાના ઇતિહાસના સુવર્ણ પાના જોશો તો અક્રમ વિજ્ઞાનના સિદ્ધાંતો ભારત અને વિશ્વના સમાજમાં પરિવર્તન દ્વારા સમાજ આગળ વધી રહ્યો છે આ સિદ્ધાંતોથી ધીરે ધીરે ક્રાંતિ થઈ રહી છે તેમાં મુખ્ય પરિબળ અક્રમ વિજ્ઞાની સ પૂજ્ય દાદા પ્રગટ પ્રત્યક્ષ પુરુષ પૂજ્ય કનુદાદાજી અને તેમના સક્ષમ અઢાર હાથ અઢાર કે ચોવીસ જે હોય તે અઢાર હાથ જન સમુદાય જન સમુદાયના વિકટ કોયડા સુખ દુઃખ समझो बाह्य आंतरिक विकास करवा आ एक यज्ञ है एक प्रयोग हृदय साथ एकूप थोड़ा आ प्रोसेस है आ सहज विज्ञान प्रयोग द्वारा पोता अंदर रहे भगवान जोड़ देवा प्रक्रिया की जीवन में एक अद्भुत शक्ति और एक ऊर्जा उत्पन्न थी जगत में जेट जीव है तो सर्व में अपन ने भगवान प्रकाश जो दृष्टि मी सम्र जगत भगवानी भरू भर है तव अनुभव सिद्ध प्रयोग पूर्ण थाना है तव आत्मविश्वास ने अपन सौने खातरी है ज्ञापुरों पुस्तकों द्वारा अपन ने दशा में दिशा मीक्रम विज्ञान ए अगियारू आश्चर्य है विज्ञान ने अध्यात्मना समय नवयुग तरफ मानव जात आग रही है आपेज हमें दादा ने कही है आपेज करुणा करुणा कृपा द्वारा अमरा भीतर में दादाएं कहूते समझो दीवो प्रगटाय वू में आपे एम पे कि समझण एक केवल ज्ञाननी बिगिनिंग है तो हे करुणासगर पूज्य कनु दादाजी आप आपनी व् आप आपनी वे आ समझो अमूल्य दीवो अमरों प्रगटाय से सतत सतत सतत प्रकाशमान रहे थवी रक्षा करजो आपना परम सानिध्य में सतत रहवाए अमने आपन अखंड निरीद्यासन रहे शक्ति आपज आ गुरु पूर्णिमा निमित्ते आपने समक्ष एवी भावना करिए दर्शन दादा दर्शन पर बात कर दर्शन त्रस सौ साइठ डिग्री खुली जाए प्रेम ने करुणा आविर्भव थाय अमरा में अमा निर्दोष दृष्टि वर्ते समग्र जगत साथ अभेदता के परमविनय तथा लघुपना द्वारा जीवाय तारी शक्ति आपो शक्ति आपो शक्ति आपो शक्ति आपो, आपो। जय सच्चिदान આ પાઉચ નંબર આઠ પૂજ્ય કના કનુદાદાજીનો સત્સંગની ડિવિડી જાન્યુઆરી બે હજાર એપ્રિલ બે હજાર પંદર આમાં છત્રીસ ડીવીડી છે અને આ છત્રીસ ડીવીડી કણુદાદાજીના લાઈવ સત્સંગ અને એના સાથેની છે તે કાઉન્ટર ઉપર આપવામાં આવશે તેનું મૂલ્ય છત્રીસનું અગિયારસો રૂપિયો રાખવામાં આવ્યું છે બરાબર કન ए? ए? परतर नहीं। पर, परतर की मदद चे नहीं। परतर की ने दादा 36 जयंती भी साहेब भावना चे के आ हैूल्य पचास टका ओछू करो एट्ल के अगियारो ए साढ़ा पांच सौ ए रीते करवा बहुत रेर वस्तु है य तो आप बदा श्रवण कर सो ख्याल आशे हमें एक बहुज अद्भुत पुस्तिका जे बहु वर्षों पहला પ્રગટ થઈ એ સમાહો સમહદર આપણે ફરીથી રિપ્રિન્ટ નહોતા કરી શક્યા પણ દાદા પાસે જ્ઞાન લીધા પછી પહેલાં અને પછી જે આપણામાં પ્રશ્નો હતા મૂંઝવણ હતી કે દાદા ભગવાન કેમ આ એક કલાકમાં કેવી રીતે થાય આ બધા જાત જાતના પ્રશ્નો આવતા પહેલાં આપણને થયેલા અને એનો જબરજસ્ત ખુલાસો એમના અનુભવરૂપે છે પણ બધાને લાગુ પડે છે એ લાગુ પડે એ રીતે કરે છે આ પુસ્તકનું દરેક અગ્ર વિજ્ઞાનને જે જ્ઞાન લીધું છે એ ટેક્સ્ટબુક તરીકે અથવા હેન્ડબુક તરીકે કરવા જેવો છે એવી ગેરંટી છે બહુ જ એમનું યોગદાન છે આજે પણ છે પણ દાદાને મળ્યા પછી એમને વિજ્ઞાન સ્વરૂપે જે બધી સમજો કાઢી આ ત્રીજું પુસ્તક છે કહીશું નામે એનું દાદાની દ્રષ્ટિ એમનો અનુભવ છે કે દાદાની પુરુષાર્થ બે જાત હતા આ ત્રીજી અત્યાર સુધી નીકળી ત્યાં કરી બહુ સુંદર બહુ સુંદર બહુ સરસ બતાવો કોઈ તમે આ બતાવો માધવ ની દ્રષ્ટિ છે જયેન્દ્રભાઈ માધવ માધવ ક્યાં છે એવો પ્રશ્ન રહ્યો નહી આપણને આ ઉપર બધા વડીલો જયરામભાઈ એક જ્ઞાન જ્ઞાનદાન ખાતે ઓમ પ્રકાશ ભણસાલી સાહેબ દ્વારા બોમ્બે માં જે પારસમલ છે એમના પચીસ હજાર રૂપિયાનું કવર આપણને આપ્યું છે આવી ગયો છે ઓમ પ્રકાશ ઓમજી કાં ગય હા આપડા પારસમલજી એમના ભાઈ છે ભાઈ છે બોમ્બે સુધી અને આપડા વંશાજજી ને ત્યાં ખાસ કામ કર ત્યાં બહુ સુંદર અહીંયા બી ઓમજી એ ઓફિસ મેં રસી રસીદ લઈ લીના આયા હોય તો લઈ લીધા હા ઓફિસ છે ને એને ખબર નથી કરાવી દો જગદીશભાઈ કિસ્સા ધરણ જગદીશભાઈ આપી દેજે મંજર છે નક્કી કર્યા પ્રમાણે વિદેશ પ્રવાસે સત્સંગ છે તો આ વખતે આપતા પુત્ર કાંતિ આનંદજી અને મહેન્દ્ર આનંદજી દસ દિવસ પુત્ર શૈલેષ આનંદજી કહીશ કે કાંતિ આનંદજી ને સર્વ આપતો પુત્ર માળા પહેરાવશે ઓછું થવું જોઈએ અને આપતા પુત્ર પરેશ આનંદજી આનંદજીને પહેરાવશે સપ્ટેમ્બરનું કે બધા ત્યાં સેમિનારોમાં જવાના જવાના સામાન્ય અને બસ આજના दिवस प्रसादी प्रसंग अपना निमंत्रकों महात्मा नूतनबेन हरपड़े परिवार खोड़ा जेपी शाह परिवार केतन भाई पटेल परिवार सरयूबेन बॉम्बे परिवार पंकज भाई शाह परिवार भरत भाई भट्ट परिवार आ छ परिवार तरफ थी आजना दिवस व्यवस्था कर प्रसादी ने आज कार्यक्रम की पूर्णहुति है जय सच्चिदानंद जय નમો વિતરા ગાય નમો વિતરા ગાય નમોંતાણ નમોન્તા સિદ્ધાણ નમો આય હરિ નમો નમો વજ્રણો લોણ નમો લોન મુસો પચન મુસણ સવ પાવલાં ચિં મંગલાંચ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 પરમાત્મા હે અંતર્યામી શ્રી કૃષ્ણ ભગવાન પરમાત્મા હે અંતર્યામી શ્રી શિવ સ્વરૂપ પરમાત્મા હે અંતર્યામી શ્રી શિવ સ્વરૂપ પરમાત્માત્ર માં આપ દરેક અવસ્થાથી બિરાજેલા છો જે દ્રવ્ય ગુણ અવસ્થાથી મિરાજેલા છો જે તત્વગુણ અવસ્થાથી બિરાજેલા છો જે તત્વગુણ અવસ્થા થી મિરાજેલા છો તેવસ્થા થી એ તત્વગુણ અવસ્થા त्मा स्वरूप बिराजेला छो प्रगट शुद्ध आत्मा स्वरूप बिराजेला आप नितराक परमात्मा स्वरूप आप नित्मा स्वरूप मूप छेरूप स्वरूप મારુ સ્વરૂપ તત્વગુણ અવસ્થા થી તત્વગુણ અવસ્થા થી દ્રવ્ય ગુણ અવસ્થા દ્રવ્ય ગુણ અવસ્થા શુદ્ધ આત્મા છે શુદ્ધ આત્મા છે હે શુદ્ધાત્મા ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન હું આજ્ઞા ભક્તિ અજાગૃતિ અજાગૃતિ મારાથી મારાથી આજ્ઞા ધર્મ ના જીવનમાં આજ્ઞા ધર્મ ના જીવનમાં જે કઈ આજ્ઞાધર્મ ની ભૂલો થઈ છે જે કઈ આજ્ઞા ભૂલો થઈ છે धारी खु जाए खुला हृदय खूब पछताव कर खूब पछताव कर आपनी आपनी क्षमा याचना करे क्षमाचना कर હે શુદ્ધાત્મા પ્રભુ હે શુદ્ધાત્મા પ્રભુ મને ક્ષમા કરો ક્ષમા કરો ક્ષમા કરો મને મારા આજ્ઞા ધર્મ ના વર્તમાન જીવનમાં ક્યારે પણ ક્યારે પણ આજ્ઞાધર્મ ભૂલો ના કરું આજ્ઞા ભૂલો ના કરું એવો મારો નિર્ણય નિશ્ચય છે એવો મારો નિર્ણય નિશ્ચય છે આપ મને શક્તિ આપોક્તિ આપો ભગવાન હે શુદ્ધાત્મા ભગવાન વ્યવહાર દ્રષ્ટિના બધા ભેદભાવ છૂટી જાય અને આપનામાં આપનામાં શુદ્ધાત્મા દ્રષ્ટિ ની સ્થિરતા એ કરીને શુદ્ધાત્મા દ્રષ્ટિ ની સ્થિરતા કરીને અભેદતા ને પામે પામે હું આજ્ઞાધારી તમયા અભેદ દ્રષ્ટિએ તન્મ જય સચિદાનંદ જય સચિદાનંદરે પોત પોતાનું ગોઠવી લેવાનું બધાની ફાઇલો જુદી ને એવું સમજી લેવાનું આપણે ભગવાન હવે અમે તમને હું જવું એવો નથી જનાર જાય છે दादा भगवान हावे हमने कमने जावा नहीं गए दादा भगवान भगवान ओ दादा भगवान दादा भगवान ओ हो दादा भगवान ओही राम ओही मोहन ओही मावी ओही दादा ओही राम ओही मोहन ओही मावी ओही दादा जय बोल रे बोल रे जय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 દા ભગવાન જય ભોલો રે બોલોરે જય દાદા ભગવાન ભૂલી જવા ચા તો એ કોઈ દી ભુલાઈ ભૂલી જવા ચાહો તો કોઈ ભુલા ભૂલી જવા ચા તો કોઈ દી ભૂલા ભૂલી જવા ચા કોઈ દી ભૂલાઈ નહી દાદા તે દાદા તે કભી ભી જુલક્ષ નહી દાદા તે કભી મા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 બીજું કઈ ના બો માટે દાદા દાદા દાદા વિના બીજું કઈ ના બો માટે દાદા